आज आप गर प्रथम प्रकरण तोतेरमू सैवंटी थ्री वचनामृत यवण कर बात कहवा आगली सभा में कहवाई चूकी थोड़ी बाकी है आज ले આગલી સભામાં શું વાતો થઈ હતી એ તો કદાચ તમને બરાબર યાદ જ હશે ક્યા વચ્ચના મૃતમાં ગોપાલનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે કામનું રૂપ છે महाराजे कहू शुक्रम ए काम रूप है शुक्र ने जीती वाम ने जीत पी बातो थी ये घनी ऊंची एटर्धरेता ब्रह्मचर्य ऊर्ध्वरेतस रेतस एट शुक्र जाग्रत के स्वप्न में जी संबंधी मन में कोई विकार न था जागृत स्वप्न में कोई को संजोगे एनु शुक्र चलित थी ने अधोमुख थी वह नहीं तस ब्रह्मचारी कहवा आ तो अति कठिन ऊंची स्थिति बात है कि गमे तों स्त्री जोग थाए, थाए, तो पन कोई मोटा ने माटे पन थे सहवास तोपण ऊर्धरे रेतस रहू कोई साटा योगीय शक्य नहीं कारण के श्रीजी महाराज एम कहू कि शिवजी ने मोहिनी ने जोई ने पन विक्षेप थो योग कला में खोट है घनी ऊंची बात है એટલે આપણને સર્વસામાન્ય માણસોને મનુષ્યોને જે વધારે ઉપયોગી થાય એવી વિશેષ વાતો આપણે લીધી હતી અને હજુ લેવાની છે અને એ પણ આ વચનામ્રતને આધારે જ કે કઠિન સાધનાઓ ને હઠયોગ એવી બધી પ્રક્રિયાઓથી ઉર્ધ્વરેત થતા કોઈ પણ ભગવાનના ઉપાસનાને બળે ભક્તિને બળે કરીને જે રીતે દ્રઢ બ્રહ્મચારી થવાય છે એ વાત બધા લોકો સમજી શકે પાળી શકે અને પામી શકે અને જે આપણો માર્ગ છે ભક્તિ માર્ગી છે તો એ વિશેષ એ માર્ગેથી આપણે સમજવાની કોશિશ કરવી જોઈએ આપણે કોઈ મોટા હઠયોગના પ્રયોગો કરવાના છે પ્રાણાયામ ને ધ્યાન ને ઉગ્ર કરવાના છો છઠચ ચક્રો ને નિહાળીને ભેદન પ્રક્રિયા કરીને બધી કુંડલી ને શક્તિ ઉર્ધ્વ બ્રહ્મરંધ્ર સહસ્રાર ચક્ર લઈ જવાની પ્રક્રિયા કોઈ કરવાના છો इन्हें करे भगवद भक्ति करना पे पायमा है ये मार्ग सरल उत्तम तो मूल तो वचनामृत ना विषय ब्रह्मचर्य ब्रह्मचर्य प्रकार है ग्रहस्थों साधुओं સવે પોત પોતાના આશ્રમ ધર્મ પ્રમાણે સંયમ નિયમમાં રહીને બ્રહ્મચર્ય પાળવાનું હોય છે સાધુઓને અખંડ બ્રહ્મચર્ય છે મન વચન કર્મથી આજીવન બ્રહ્મચર્ય છે સર્વ પ્રકારે સ્ત્રીઓથી દૂર રહેવાનું મન વચનથી બ્રહ્મચર્યનું પાલન કરવું અખંડ ગ્રહસ્થોને સમયમર્યાદાઓ છે એમાં નિયમો છે સંયમ છે પરિણાય એ પત્ની બીજી માબેન દીકરી એવી પવિત્ર બુદ્ધિ રાખવી ઉપરાંત પવિત્ર એકાદશી જેવા વ્રતના દિવસો હોય જન્માષ્ટમી જેવા રામનવમી જેવા પવિત્ર પર્વના દિવસો હોય પવિત્ર મહિનાઓ હોય શ્રાવણ મહિનો હોય ધનુર્માસ હોય અધિક માસ હોય ચાતુર્માસ હોય એવા પવિત્ર મહિનાઓમાં પોતાની પત્નીનો પણ ત્યાગ રાખી બ્રહ્મચર્ય પાળે तो ये ग्रहस्थ पचारी व्यभिचार तो कोई कोई प्रकार न करव यू दरक शास्त्र खास भारपूर्वक कहवायेल आज जमा तो यी बात घनी विचित्र लागे प्यिचारोटू पाप है कई रीते गई कथा में आप लीधेलू कारण के व्यभिचार थी एट के स्त्री पुरुषना गैरकायदेसर अनैतिक संबंधों के गर्भहत्याओ के अरस परस वेरजेर मनुष्य हत्या थाय बा अनाथ थी भटकी पड़े माता पिता वगर बिचारा अनाथ उछरे के परिवार छिन्न भिन्न थी जाए कट कल सामज में व्यापेज समाज की व्यापे सुखाकारी नंदवाए ब्रह्मचर्य पवित्र भावना गृहस्थों में हो तो समाज सुखी समी थ ब्रह्मचर्य एक मोटो फायदो बीजो फायदो ये थोड़ा वक्त पहला अखबार में एक कोलम लख्यु तु बहुत सरस लख्य तु कि आज एवं जमा है कि पुरुषों उमर थी हो शरीर काम न आपता होकर दवा खास हम बहुत प्रचलित थी है ये दवा खाई ने पुरुषों वे ने वार विषयभोग में प्रवृत्ति रहूचे एने लीधे वर्ष दरमियान पचास थी साठ हजार रुपयानी दवा खाएँ आ भारत में जो ब्रह्मचर्य पाड़े सीधो वार्षिक पचास हजार नो चो फायदो कहवाचर्य सीधो साधो फायद पचास साइ हजार नो पगार लियो तीजो फायदो उत्तम आध्यात्मिक फायदो छ कि ब्रह्मचर्य पालन वगर भगवान ने मार्ग आगत नहीं भक्ति में वहात नहीं अध्यात्म मार्ग आगत नहीं आखिर मोक्षने पमात नहीं जन्म मरण थी छूटी भगवानी पास पहुंचव हो तो निर्विकारी थर छूट नहीं ब्रह्मचर्य है ये ब्रह्मस्वरूप है मतलब कि भगवानी मुलाकात करा એ બ્રહ્મચર્યનો મોટો ફાયદો છે પણ છે કઠિન વ્રત ઘણા બધા સંયમ નિયમમાં તે બધું પાળે ત્યારે એ વ્રતમાં સ્થિર થવાય એટલે ન જોવા જેવું ન જોવું ન સાંભળવા જેવું ન સાંભળવું ન ખાવા જેવું ન ખાવું ન જવા જેવી જગ્યાએ ન જવું ન વાંચવા જેવું ન વાંચવું ન કરવા જેવાનો સંગ ન કરવો ન બેસવી બેસા એવી જગ્યાએ ન બેસવું આ બધા જ સંયમ પાળવા પડે અને એમાં આજના જમાનામાં તો ખાસ કારણ કે આજે સ્ત્રી પુરુષો બહુ છૂટછાટથી મળે છે આવા પહેલા નહોતા અને આજે તમે ગમે એટલા સારા હરિભક્તો હોય તોય તમે તમારા છોકરા છોકરીઓને કંઈ બહુ બધું રોકી શકતા નથી કારણ કે અખબારોમાં મેગેઝિન્સમાં ટીવીસમાં સિરિયલોમાં ફિલ્મોમાં બધી જગ્યાએ બહુ છૂટથી બધી વાતો અશ્લીલ વાગતો તે બધું ખૂબ પીરસાય છે સમાજ આટલો મુક્ત કામાચારી નહોતો આની ચર્ચાઓ પણ પેલા ન થતી પણ હવે ચોક બધી ચર્ચાઓ પણ થાય છે ચર્ચા થાય એનો કોઈ વાંધો નથી હોતો પણ જયારે સા ઊંધે ગધેડે ચડાવી દે એવી ચર્ચાઓ કરે ત્યારે સમાજને અને વ્યક્તિને બહુ નુકસાન થાય જાણે કે એના માટે જ મનસનો દેહ મેળ્યો હોય અને એના જ માટે જાણે કમાતા હોય એના માટે જાણે જીવતા હોઈએ આ ચિંતન વિદેશ માંથી આવ્યું સૌથી પહેલા શરૂઆત કરનારો વિદેશનો ચિંતક ફ્રોઈડ છે એને આ બધું શરૂ કર્યું કે બધા માનસ જાતનું જે દુઃખ છે એનું કારણ દબાયેલી આ વૃત્તિ છે કામ વૃત્તિ છે એટલે એને ખુલ્લી કરો અને એ માળખું પછી ધીમે ધીમે બદલાયું આગળ વધતું ગયું એટલે પછી વિશ્વમાં બધું ફેલાઈ ગયું એ પણ ઘણી આખી લાંબી યાત્રા છે એની કે કઈ કઈ રીતે સમાજ આ સ્ટેપમાં પડ્યો હવે પછી કેમ છાતી કુટે છે પણ એ બહુ કહેવાની કંઈ જરૂર નથી પણ છે સમાજ બહુ મુક્તાચારી અને આ બધો માધ્યમો મીડિયાઓ છે એમાં જે પીરસાય છે એનાથી ઘણો મોટો બગાડ થયો છે થઈ રહ્યો છે પણ એક વાત એ છે સાંભળવા જોઈએ કે એવા ઘણા લોકો છે कि ये मानवा तैयार मा बता मा मा नहीं बताए थे एट्ले आ बदवाज तैयार नहीं उलटा बहुत महिमा गायधो नहीं કે જે જમાનામાં કારણ કે બધાની પાસે લોજિક હોય છે ને લોજીક તો કેવું છે લોટના પીંડા જેવું છે તમે એમાંથી પૂરી પણ કરી શકો ભાખરી પણ કરી શકો ચૂરમાનું લાડુ પણ બનાવી શકો જે બનાવું હોય લોટમાંથી બધું બનાવે તર્ક તો એવું છે તર્ક છે વૈશ્યા જેવું છે ગમે તેની સાથે બેસી શકે એટલે બેસાડતા આવડવું જોઈએ એટલે એ લોકોનો તર્ક એવો છે કે જે જમાનામાં ટીવી નતા ફિલ્મ નોતા આવું બધું કઈ નહોતું ત્યારે શું સમાજમાં દુરાચાર નતા હતા તે દિવસે શું આ બધું સમાજમાં કઈ નહોતું તો પછી તમે કેમ આ બધા ટીવી સિરિયલોને આ બધા દ્રશ્યોને ફિલ્મ ને બધા દોષ આપો છો એટલે ટીવી ફિલ્મ સિરિયલોમાં તમે આવું બધું જે દ્રશ્યો છે કદાચ બંધ કરી દુરાચાર કે જીવમાં પડ્યું છે એ પ્રગટ થાય છે એટલે ફિલ્મ ને એને કોઈને દોષ દેવાની જરૂર નથી લ્યો ઉતરી ગયું ગળે કારણ કે આ બધું બંધ કરો તો જે થવાનું છે એ તો થઈ જ રાખે છે એટલે ઘણા પુરુષો ઘણા બહુ એવું કે છે એટલે આ લોકો જે આખો વર્ગ છે એ સતત એમાં કયા કરે છે કે ભાઈ એનાથી જ બગાડ છે ને એને બંધ કરી દો ફિલ્મ એવા સિરિયલ એવા દ્રશ્યો તો કઈ સમાજ દુરાચાર કે વેવિચાર बंद था जाए, उपण, आपने मांदा पड़ता था आज मांदा पड़े रेश मा फर्क नहीं बोलो तो खरा પેલા નેવું ટકા લોકો હેલ્ધી તંદુરસ્ત હતા માથું કેમ દુખે એને એ પેટમાં કેમ દુખે ઈ એને ખબર પડતી નતી પચાસ વર્ષ પહેલા એવા નેવું લોકો સમાજમાં હતા અને દસ લોકો એવા હતા જે બીમાર થાતા દવાની જરૂર પડતી આ બધું હતું ખાવા પીવા હરવા ફરવા પ્રદુષણ આ બધું બદલાય ગયું બધા જંક ફૂડ કચરોસીન તૈયાર ને પેકેટ ફૂડ ને સાચું તેલ મળે નહી સાચું ઘી મળે નહીં ચોખ્ખું પાણી મળે નહી ચોખ્ખું દૂધ મળે નઈ ચોખ્ખી દવાઈ મળે નહી એક જણા ને આત્મહત્યા કરવી હતી જેવું કઈક જે રીતે પોઈજન ની દવા લાવી બાટલી આખી બસો એમ એને ગડગડા ઉઈઠો બગડી ગયું એટલા માટે બીમારી વધી ગઈ એમ પેલા દુરાચાર ને વ્યભિચાર મારા ભાઈ હતા જ પણ આજે જે દુરાચાર ને વ્યભિચાર વધી ગયા છે એની માત્રા બેહદ છે અને એનું કારણ આ ફિલ્મ ટીવી સિરિયલોમાં જે દ્રશ્યો પીરસાય છે એ વાતાવરણ બગડ્યું છે એનાથી આખો સમાજ બે બગડી ગયો છે સાચું કે ખોટું એટલે દુરાચા ન પેલાય હતા પણ હતા કાકા અંકલ પણ આટલા નહોતા આટલા નતા એ બગાડવાનો ફાળો આ બધા ફિલ્મનો ટીવી મીડિયાનો છે ચોમાસું આવે ત્યારે સ્વાભાવિક રીતે મેલેરિયા થાય કોલેરા થાય જે મેલેરિયા થાય ટાઈફોઈડ થાય વાયરસ ઇન્ફેક્શન થાય બધું થાય પછી ગટરો ગંદકીને નાળા બધું ઉભરાય ને મચ્છરો ફાટી નીકળે ત્યારે લોકો કકડાટ કરી મૂકે છે ને એટલે ગંદકી મ્યુનિસિપાલ વાળા કોઈ કઈ રીતે જાગો આ બધું સાફ કરાવ તમે મત લેવો હોય ત્યારે જાવ છો ને પછી સફાઈ નહીં કરતા આ બધું બધું ઉભાડવું પડો કરી મૂકે શું કાને ખબર છે કે ગંદકી બે કાબુ થશે તો જે રોગ સિઝનલ છે એ રોગ બે કાબુ થઈ જશે થાય એવી જ રીતે જે દુરાચાર વ્યભિચાર છે એ તો ઉમર પ્રમાણે સમાજના દોષ પ્રમાણે અમુક દોષ આવે પણ આ છાપાઓ ની ટીવી ની સિરિયલોની ફિલ્મો ની જે ગંદકી ને ગટર નાળા ઉભરાય છે એનાથી આ બધા દુરાચાર વ્યભિચાર બે કાબુ થઈ ગયા છે અને એની અસર પડે જ છે એટલે ગંદકી સાફ કરો તો સિઝનલ પ્રમાણે મેલેરિયા કે તાવ તો આવશે પણ બહુ ઓછા એટલા નહીં પ્રમાણ ઘટી ગયું ને આપણે પ્રમાણ જ ઘટાડવાની વાત છે ને અંધારો તો પેદ ઋષિ હોય ત્યારે હોય પણ અંધારા અંધારામાં ફેર પડી ગયો સીધી સાધી વાત સાલું આપણને ઘણી વાર લાગે કે બહુ ડાયા કહેવાતા હોય એ અક્કલ એ કુતરા ખાઈ જતા હશે કે પછી શું એ ખબર જ પડે ખાલી આમ છાપામાં કે સમાજમાં નજર કરે તો ખબર પડે કે આ બધી અસર ફિલ્મોની છે પણ એટલું નહીં સમજાતું એની માયે મીઠું નહીં નાખ્યું હોય તો જ રહી ગયું હોય બેડે હવે થોડા વખત પહેલા સિરિયલ માં ખાલી પેલા કોઈ એવું આવતું છે ને એમાં એ દોરડું બાંધો કરીને આમ લટક્યો એવું દ્રશ્ય જોયું હવે આઠ દસ વર્ષ સાવ છોકરો એની જેમ જ કરી દોરડું એ તો ઘટનાઓ તમે ઘણી વાર આવે છે ને એની જેમ દોરડું લટકે લટકી ગયો બસ ભયો એની પેલા પંદર દિવસ પેલા પાછી આવું ઘટના બને આવું તો ઘણા વર્ષથી જોતો આવું છું કે એમાં જોયું હોય એ પ્રમાણે કરે ને લટકી જાય ને મરી જાય રામાયણ આવતી હતી મહાભારત આવતું હતું પછી ઓલા તીર કામ થાય એવું બધું આવતું હતું કેટલાય બધા ટ્રેનો નીકળીને બસો નીકળી એના ઉપર જાવ કેટલાય નાખતા કશી અસર નહીં થતી નહી ટીવી ની થાય છે નહીં પેલા લોકો ડાયા માણસો ક્યાં છે તમે કે થાય છે એ લોકો એમ કે છે નથી થતા મુંબઈમાં થોડા વખત પેલા દસ વર્ષ નો તેર વર્ષના છોકરા એના કાકાના પાંચ વર્ષના છોકરાનું અપહરણ કર્યું ફિલ્મ માંથી અને એની જેમ જ એને એક રૂમ માં પૂર્યો એની જેમ જ પેલી ઊંઘની ગોળીઓ ખવડાવી અને એને એક બાજુ પૂરી રાખ્યો વધારે પછી ઊંઘ ની ગોળીઓ એ બધું ઉલટ્યો ને બધું થયું ને પછી મુંજાણા છોકરો મરી ગયો આ બધું જ ફિલ્મ પ્રમાણે કહ્યું આવું તો નથી કેવાય એવું કેટલું થાય છે ફિલ્મ એટલે જે માહિતી લોકો નથી જાણતા માહિતી મીડિયા દ્વારા આવી અને એકાદ મહિનાની જ વાત છે તમે તમે જો અખબારમાં કઈક નજર કરી હોય તો હું તો એમાં નજર એટલા માટે કરું ઘણી આ ધૂળ ધોયા જેવું કામ છે શું કે ગટરમાંથી પણ કઈ કે મળી જાય એ તમારા માટે હાથ નાખવો પડે નવે તો કઈ બહુ નથી એવું બહુ વાંચવું ગમે એવું પણ તમારા માટે એમાં હાથ નાખીએ તો એમાં એક અખબાર બહુ વિસ્તારથી સ્ત્રીઓનું શોષણ કઈ કઈ રીતે થાય છે કેમ ફસાવાય છે આમ ઘણી એમ લાગે કે આ લોકો આપણા મૂલ્યો નું બહુ ચિંતા કરે છે પણ આપણે ગયા વખતે ચતુર ના ચાર બગડે એટલે આ લોકો એમ કે આવી રીતે સ્ત્રીઓનું શોષણ થાય છે આવી રીતે આ બધું આમ થાય છે પછી એમાં એક બાબત જે એને લખી કે જે સ્ત્રીઓ કોઈ સરન્ડર થવા ન માગતી હોય તાબે થવા ન હોય પુરુષને તો અમુક પ્રકારની દવા આવે છે એ એ લિક્વિડ ફોમમાં એ પેલા ફોર્મમાં પાવડર ફોર્મમાં એ બધી દવા તમે થોડા એના પાણીમાં સોડામાં કે કોઈ કોકા જેવા પીણામાં કે સોફ્ટ ડ્રિંકમાં એમાં તમે એડ કરીને એને પીવડાવો જો એને ખબર કોઈ ગંધ નહીં કોઈ સ્વાદ નહીં કંઈ નહીં એ તો જે પીણું પીતા હોય એનો સ્વાદ આવે પણ પીધા પછી તુરંત જ મિનિટની અંદર એ સ્ત્રી પુરુષને તાબે થઈ જાય पची ए दवा क्या वेचाइए क्या क्या मेरी रीते एड कर बढ़ी महिति आप आर्थ शू आ मूर्खा नहीं हमें जे लवर मुछिया है आ दवा उग कर आ हलीम से बगाडता नहीं डोबा तेज बगाडियो आधे छापा की शू जरूर छोड़ें વૈશ્યાગીરી ની વાત ઉપાડશે તો ક્યાં ક્યાં થાણા છે કેવા કેવા લોકો હોય છે એની કેવી બોલી હોય છે ધાર્મિક કે સારા કોઈ દાતારના અને કોઈ સેવાના પ્રસંગો અને સમાજને સુસંસ્કારી કરે એવા પ્રસંગો તો એ નહીં આપે અને ફિલ્મ જેવા કૂતરા કુતરી જેવા ગણાતા લોકો એને એ ક્યાંક થયું હોય છે હવે છાપામાં આવ્યું હોય બધા ઘણા છાપાઓ તમે જોજો ને નિષ્કારણ રીતે ન છાપવા જેવા લેડીઝો ફોટા છાપશે ઈ ક્યાં જન્મા શું ખાધું કેટલી ઉંમર કેટલી ઊંચાઈ ના અંતે બધી માહિતી એને ધ્રોજ ભાગવત ગીતાના પાઠ છે એટલે આ ગંદકી છે આ ગટર નાળા ઉભરાણા છે અને એનાથી આ રોગ છે એ બેકાબુ થયો છે એટલે બધા જે ફિલ્મ ટીવી સિરિયલ આ જે બધા અશ્લીલ દ્રશ્યો એ નથી બગાડ કર્યો એવું નથી આ નજર સામે છે એલે જે મીડિયાઓ છે ટીવી ફિલ્મ આતે તે બધા એનાથી ઘણો બગાડ થયો છે એટલે જેને પવિત્રપણે રહેવું હોય એમણે તો બધી જાતના સંયમ નિયમ પાળવા પડે સારું જુએ તો સારી અસર થાય છે સારું સાંભળે તો સારી અસર થાય છે અને ખરાબ જુએ ખરાબ સાંભળે તો ખરાબ અસર થાય છે એટલા માટે ન જોવા જેવું ન સાંભળવા જેવું ન ખાવા જેવું ન જવા જગ્યાએ ન જવું એવી રીતે ઇન્દ્રિયોને જે रोकवी दमन, दमन का अंदर राग पड़ा छे ने। राग जारी उछले ते संयम रहते आ डायाबीटीस होने डॉक्टरो दमन आपे छे। દમન એટલે રોકે છે ભાઈ તમે હવે મીઠાઈ નહીં ખાશો આ ન ખાશો તે ના ખાશો ભાત નહી ખાશો બટાટા નહીં ખાશો આવું રાગ એટલે શું છે કે જયારે આઈસ્ક્રીમ ભાળે કે મીઠાઈ બાળે તો તરત ઝપટ મારી લે પછી ગોળી ખાઈ લે થાય છે ને આવું કારણ કે દમન કરે છે પણ રાગ છે ડોક્ટરે દમન ના આપ્યું પણ અંદર રાગ છે એટલે સરસ મજાની સાથે સમજણ આપવામાં આવે એટલે દમન અને વિચાર બે જોઈ ભાઈ સમજણ વિચાર એ છે કે ભાઈ ડાયાબિટીસ તમને થયો છે તમે દવા લ્યો છો એનો અર્થ એ નથી કે તમે દવા ખાઓ અને ગળ ખાઓ ઉલટાના તમે જેમ ઈચ્છો તે રીતે કાબૂમાં રહીને ખોરાકમાં પરેજ પાળીને તમે દવાને છોડી દો અને નોર્મલ સામાન્ય જેમાં બહુ શુગર ન હોય એવો ખોરાક લ્યો તો તમને કોઈ વાંધો નહીં આવે ચાલો દસ કિલોમીટર ચાલો ખાવામાં સાદું રાખો ગળપણ જેમાં હોય વધારે છોડી દો પણ દવા જ પકડી રાખો અને પાછું કરે શું કે દવા ખાનારા ડાયાબિટીસ ડાયાબિટીસ નથી મારી નાખતો ડાયાબિટીસની દવા મારી નાખે છે એ શરૂ કર્યા પછી એ જ હાર્ટને બગાડે છે એ કિડનીને બગાડે છે એ કેન્સર કરે છે એ બીપી બધું કરે છે એ કિડનીને ખરાબ કરે છે અને એમાંય જે પાછા તળેલ ફરસાણ ખાય છે એ તો દાંતવાળી નાખે પછી આંધળા થવાનું કિડનીઓ ફેલ થઈ જાય હાર્ટના પ્રોબ્લેમ થઈ જાય તળેલું બહુ ખાતું તો કે નથી ખાતો કોડ્યો તમે પણ આપણે રોજ જોતા હોય પણ એ ના છોડી શકે કઈ વાંધો નઈ એને ભાવતું હોય છે તો ભલે ખાતા એમાં શું વાંધો પણ આ તો એક સમજણ છે કે જો આ વસ્તુ લેશો તો જ આંખની તકલીફો હાર્ટની તકલીફો લીવરની તકલીફો કિડની તકલીફો પછી જે રોગ આવે ત્યારે માથાકુટ છે ને ખાવું તો સારું લાગે પીડા તો પોતા જ ભોગવવાની છે એટલે એ સમજણ જો આવે અને એ સમજણ દ્રઢ થઈ જાય તો ડાયાબિટીસ નો દર્દી હશે એ પછી એ વસ્તુ અડશે નહીં આ સમજણ થઈ એટલે દમન પણ લગભગ ડોક્ટરો એવું બીપી વધી ગયો તમે મીઠું ઓછું કરી નાખ્યું એમ ના કે ખાવ બંધ કરી દેજો એની જગ્યાએ તમે બીજું બીજું આમ તેમ રાખો આ છે કારણ કે બધાના ધંધા છે અખબારમાં તો એક ડોક્ટરે એવું લખ્યું હતું કે આમ આ દવાની કંપનીઓ છે એ જ ખતરનાક છે એને ડાયાબિટીસની દર્દીઓ દવા વેચાવવી છે એટલા જ માટે એસધો એવા જ શોધે છે એવું ઔષધ કેમ નથી શોધતા કે શરીર ફરીથી એ શુગરને પચાવતું થઈ જાય એવી સંશોધન કરતા જ નથી પણ એને બધો વેપલો ચાલુ રાખવો છે ઘણી બધી એવી તો શોધો થઈ ચૂકેલી છે પણ બજારમાં એને બઉ તકલીફ પડે છે આજની તારીખમાં બહાર નહીં મૂકે કારણ કે આખું અર્થતંત્ર એના ઉપર છે એટલે આ મેડિકલ નું આખું ઔષધો આ તે બધું એમાં ઘણું બધું આવું છે એટલે દવા ખાઓ અને અમારું ચાલે તમારું ચાલે અને પછી મરો પણ સમજુ દર્દી એ છે કે પરે જ પાડે આયુર્વેદનો એ સિદ્ધાંત છે કે તમે જે કઈ દરજ થાય તો પછી તમે પરે જ પાડો અને ડોક્ટર કોઈ પણ પૂછો તો કે બધું ખાવ બધું અમારી દવા ખાવ તમે તમે દવા બંધ કરશો અમે ભૂખ્યા મરી જઈશું એટલે આ એક પ્રકારની સમજણ છે એટલે દમન અને વિચાર બેય મળે ત્યારે રાગ અંદરથી ટળે तो दमन विषय गया प्रवचन में विस्तार विचार बाकी क्या अपने छोड़ियों हम आज थोड़ी अपने विचार पेलो विचार तो यह समझण ये ज्ञान ये दमन कि आपने जे आ मनुष्य देह मिलो ये महिमा समझो यनी दुर्लभता समझ समझो हेतु समझव સિન્સિયર થઈને હો સાંભળ્યું તો ઘણું છે પણ માણસનો દેહ મનુષ્ય જીવન જે મળ્યું છે એની દુર્લભતા એનો જે મહિમા એને વારંવાર વિચાર કરીને સમજણ દ્રઢ કરવી જોઈએ પહેલો વિચાર છે વસ્તુ મળી હોય પણ મહિમા ન હોય ઓળખાણ ન હોય તો નકામી થઈ જાય કઠિયારો જંગલમાંથી લાકડા કાપી લાવે એને વેચે અને એમાંથી એના ઘરનું ગુજરાન કરે એ જ કઠિયારાને એક પારસમણી મળી ગયો પથ્થર સારો લાગ્યો તો ચટણી વાટવામાં રાખ્યો હવે પારસમણી તો તમે જાણો છો ને કે પારસમણી એટલે લોઢાને અડાડો લોખંડ અડાડો આયરને અડાડો સોનું થઈ જાય હવે એ પારસમણી જો ઓળખતો હો તો એ દુઃખ દારિદ્ર વધુ જતું રહે ઘરમાં જ પારસમણી અને ચટણી ને રોટલો ખાઈ ને આખું કુટુંબ મરી ગયું ઘરમાં જ પારસમણી કરોડોની અબજોની સંપત્તિ અખૂટ સંપત્તિ અને ચટણી રોટલો ખાઈ કુટુંબ ખબર નથી પારસમણી ઘરમાં છે ચટણી વાટવામાં વાપરી નાખ્યો એમ આપણને આ મનુષ્ય દેહ મળ્યો છે એ પારસમણી છે પણ ખબર નથી તમને એમ થાય કે આ પારસમણી હોય તો લોઢાને અડીએ છે અરે ભાઈ ગ્રીક માં એક કથા છે મીડાસ નામનો એક માણસ એને એક દેવ ઉપર ત્યાંના દેવ ઉપર બહુ તપ કર્યું દેવતા પ્રસન્ન થયા માગો માગો મીડાસ શું જોઈએ તો કે હું જેને અડું એ સોનું થઈ જાય કથા હસ્તું पी वरदान घर आम बैठो रोटली अड़ो सोनू पानी पीवा गो सोनू दीकरो एक नो काविन वालती सोना हमें खबर पड़ी कि मैं खतरनाक मग्यू चु फ थी तप कर देवता ने प्रसन्न कर महाराज आ वरदान पाछ लाइ लियो क्यों सुखी थो ए अड़ी ने सोनू थे तो मुश्किल थी जाए खाव पीवु शू અને તમારાથી બધા ભાગે ઘરના બાળકો બધા પપ્પા છેટા સોનું તો બહુ છે પણ તમે વ્યાજ એનો વાંધો નથી અમે વ્યાજ એ મેટલ ના થઈ જાય સીધા એનું જીવન સમાપ્ત થઈ જાય મહારાજા રણજીત છે પંજાબ કેસરી એ સવારી ઉપર હાથી ના ઉપર ચાલ્યા જતા હતા સરસ મજાનું સામાયું નીકળ્યું છે નગારાઓ ગળે છે રાજાની સવારી નીકળી છે એમાં એક ડોસી લોઢાની તવી એના ઘરમાં જાડી લોઢી આવે ને લોઢી રોટલી ભાખરી શેકવાની એ હાથમાં તવી લોઢાની અને એ લઈને આ સરઘસમાં બધા સરઘસમાં જ્યારે બધી ઘૂસવાનો પ્રયાસ કરે અંગરક્ષકો બધા રોકે એ ઓલા મહારાજ ત્યાંથી જોવે અને ઓલા બધા કે તમે શું લપ કરો છો અંગરક્ષકો કે મારે મહારાજા પાસે જવું છે પણ શું કામ છે મારે આ લોઢીએ છે પણ કા મેં સાંભળ્યું છે કે રણજીત મહારાજ છે એ પારસમણી છે એટલે મારે લોઢી અડાડવી છે સોનાની થઈ જાય તો મારું દરિદ્રતા જાય રણજીત વાત કરી મહારાજ કે આમ છે એટલે આ રજક કરે છે એટલે એને તરત બોલાવી વૃદ્ધાને કઈ આવો માજી શું છે મરી લોઢી ઘસવા રણજીસિંહ કે શું થાય છે તો કે મહારાજ મેં તો સાંભળ્યું છે કે તમે પારસ મળી છો એટલે લોઢી ઘસું છું સોનાની થઈ જાય તો મારું કામ થઈ જાય તો કે મહારાજ મહારાજ કે વાત મા તમારી સાચી પણ એમ ઘસોને તરત ન થાય થોડી વાર લાગે એટલે તમે લોઢી મને દઈ દો એ સોનાની થઈ જશે મારા ખોળામાં રાખી સોનાની થઈ જાય એટલે તમારું સરનામું લખાવી દો ત્યાં તમને ઘેર બેઠા આવી જશે હા તો તો સારું હો ભલે લોઢી દઈ દીધી પણ એમ કઈ સોનાની ન થાય પણ સોની ને બોલાવી એવી જ એવડી જ એટલા જ વજન સોનાની લોઢી બનાવી અને રણજીતસિંહ મહારાજા પેલી વૃદ્ધાને ઘેરે મોકલી આને પારસમણી કેવાય નહીત લોઢાની લોઢી દીધી હોય આજના રાજકારણી એ લઈ જાય આ સોના કરીને આપી જો પારસમણી જ થયા પારસમણી નું રૂપ સમજવું પડે એટલે રણજીતસિંહ પારસમણી જ કેવાય આ દેહ કઈ રીતે પારસ મળી છે તમે જુઓ અહીંયા એક કિલો ચાંદી કરવાની એક કિલો ચાંદી એક કિલોડ હોય લઈ લ્યો કયું લ્યો ચાંદી એક કિલો જ ઉપાડીએ લોખંડ કોઈ અડે અડે પણ પછી એમ કહેવામાં આવે કે જે ચાંદી એક કિલો લે એ ભલે લઈએ લોઢું જ એક કિલો લે છે એને એની સાથે એક પારસમણી આપવામાં આવશે તો ચાંદી કોઈ લીધે ચાંદી જેવા છે આ ચામના છે પણ એની સાથે ભગવાનના નામ જપ રૂપી પારસમણી ભગવાને આપ્યો છે માટે મનુષ્ય દેવ છે એ પારસ મળી છે અને એ ભગવાનના નામ જપથી ભગવત ભક્તિથી गर्भवा जन्मरण थी छुटी छुटी काल फांसला माती आवरण ने पार सेवा जनमरण ये आ मनुष्य देह देह नी पारस पारस छे मनुष्य हे दे पदारे संतो तो પારસ મણી ની પારસમણી ખાણ હવે જૂઠું તો નથી લખતા હોય ને મનુષ્ય દે હા પદારથ હે પારસ ખાની કહે કબીર સુનો ભાઈ સાધો કહે કબીર સુનો ભાઈ સાધો એ સાંતવીર એ જાણી રે હું તમારી નગરીમાં રામ જબ લગહે દાના પાની જબ હૈ દાના પાની મહાપદાર્થ પારસમણી પારસમણી નહીં પારસમણી ની ખાણ છે પણ ખબર નથી એટલા માટે જ આ પારસમણી થી પેલા કઠિયારાની જેમ આપણે સંસારના વિષયોની ચટણી વાપર વાંટવામાં વાપરીએ છીએ બોલો ગીરીધર લાલકી સાચું છે ખબર નથી આ પારસમણી છે એટલા માટે વિષયોની સંસારના ભોગ વિલાસમાં વાટવામાં રહ્યા અને પછી જન્મ મરણ ગર્ભવાસ લખ ચોરાસી અનંત દુઃખના દરિયામાં આ જીવ ફસાય ગયો તમે પેલી વાત તો બહુ સાંભળી છે પણ મનન કરવા જેવી છે ચોરાશી લાખ યોજનનો કિલ્લો એમાં એક આંધળો ફસાયો એને પાછો એક જ દરવાજો એ દરવાજામાંથી જો આંધળો નીકળી જાય તો દ્રષ્ટિ પણ પામે સર્વ વાતે સુખ્યો થઈ જાય પણ આ ચોરાશી લાખ યોજન એક કિલ્લામાં આંધળો ફસાયો છે દેખતો નથી અથડાય છે પોતાનું કોઈ કહી શકાય એવું નથી મહા દુખ છે મહાઘોર અંધકાર છે મહાપીડા છે દારૂ વ્યથા છે એને ખ્યાલ આવી ગયો છે કે આમાંથી છૂટવાનો એક જ દરવાજો છે એ દરવાજે જો નીકળી જાવ તો મને દ્રષ્ટિ પણ મળે સુખ પણ મળે મારા સગા મળે બધી એટલે એનો એક જ વિચાર એને અમલમાં મૂક્યો કે આ જે કિલ્લો છે એના કિલ્લાની દિવાલને ટેકો દઈ ને હું ચાલું અને ચાલતા ચાલતા ચાલતા જ્યારે દરવાજો આવે ત્યારે બહાર નીકળી જાવ એટલે મારું કામ પૂરું दरवाजा हाथ आए नही चालू के चार सौ पांच सौ मैल नही चौरासी लाख मईल पैदल चालू चौरासी लाख मईल आप अगर कि आपने नहीं आवात पद यात्रा चौरासी लाख मईल चाल चालू અને ચાલતા ચાલતા ટેકો દેતા દેતા શરૂ કર્યું ઈચ્છા હતી દરવાજો આવેલ બહાર નીકળી જવું દરવાજો તો કલ્પના કરો કે એટલું ચાલો એટલું ચાલ્યો એટલું ચાલ્યો દરવાજો ઈમેજીનેશન દરવાજો બરાબર આવ્યો આવ્યો દરવાજો આ આવ્યો નજીક જ એજ વખતે એને કેળી એવી ધાદર દરવાજ ખુજલી થઈ હલી બે હાથે ખંજવાડવામાં રહ્યો ત્રણ સેકન્ડો પછી હવે અલ્લા ક્યારે દરવાજે આવે ક્યારે મળે એ આંધળો બીજો કોઈ નહી હું તમે આ ચોરાશી લાખ યોની એ કિલ્લો છે એકવીસ લાખ અંડજ ઈંડાઓમાંથી જે પક્ષીઓ થાય છે એવી એકવીસ લાખ જન્મ એકવીસ લાખ ઉદવી જ ઘઉં બાજરો જુવાર જે ઉગીને થાય એવી એકવીસ લાખ સ્પેસી યોનીઓ જન્મની એકવીસ લાખ પસીનામાંથી સ્વેદ જ જે બધા પેલા ધનેડા ના અંતે બધું થાય છે એ બધા સ્વેદ જ છે પસીનામાંથી થાય છે એવી એકવીસ લાખ કીટભંગની અને જરથી વીટાય જરાયું અંડ જ ઉદ્વી સ્વેદ જરાયું જરાયુ ને ઓર વીટાઈને આવે ગાય માણસને એક આછું પડ હોય એને જર હોય એ જરમાં વીટ જન્મ થાય એવી કેટલી એકવીસ લાખ જન્મ આવા ચોરાશી લાખ જન્મ અને મહા દારૂન ભરેલા અંધકાર જ છે દુખ નો દરિયો છે એમાંથી છૂટવાનો એક જ દરવાજો અને માણસનો દેહ જો ત્યાંથી બહાર નીકળી જાય તો આ લખચોરાથી ગર્ભવવા ઊંધે મસ્તકે લટકાવવાનું મહા દારૂ છે એનો અંત આવી જાય અને એ દરવાજો એક પાછો ત્રણ ડગલાનો બાળપણ યુવાની ને વૃદ્ધાવસ્થા ત્રણ ડગલા એક જ દરવાજો માણસનો દેહ ત્રણ ડગલા ચાલતા ચાલતા ચાલતા ચાલતા આપણે આંધળા આ દરવાજે પહોંચ્યા આવી ગયો પણ એ વિષયોની સંસાર વિષયોજો આવી ગયો જીવ ગયો દરવાજો ચૂકી ગયો ફરીથી હવે એ લખચોરા ચક્કરમાં ઉપડી ગયા એક ને એક ને એક કરોડ ટકા વાત સત્ય છે એ દરવાજો આપણને મળ્યો છે પણ મહિમા કરતો નથી કે આ દરવાજો ચૂક્યા એટલે પછી આ લફરું છે અને ફરીથી ક્યારે દરવાજો આવે ફરીથી ક્યારે માણસ દેહ મળે ખુદ ભગવાન સ્વામિનારાયણના વચનો ખગોળ ભૂગોળ વચરામર છે એમાં શ્રીજી મહારાજ એટલા કરુણા ભીના થઈને બોલે છે કે એ ભાઈ માટે મનુષ્ય દેહ ની દુર્લતા સમજો શ્રીજી મહારાજ કેવો આવો ભાઈ શબ્દ કોઈ જગ્યાએ વચનામૃત માં મહારાજ નથી ઉદ્ગારમાં મૂક્યો આ વચનામૃત પોતે બોલ એ ભાઈ માટે મનુષ્ય દેહ ની સમજો અને ભગવાન અને સંત આશ્રય કરી એ જેમ કહે તેમજ સાધી બહુ વિલંબ છે કેટલો વિલંબ છે પછી શ્રીજી મહારાજે કહ્યું કે આપણા આઠ અબજને ચોસઠ કરોડ વર્ષ આપણા મનુષ્યના જે ચોવીસ કલાકની મહિનાની ગણતરીથી આપણું વર્ષ ચાલે છે ને એવા કેટલા आठ अबजठ करोड़ वर्ष जाए तेरे जो सर्जक ब्रह्मा है आ ब्रह्मा सर्जक ब्रह्मा एन एक दिवस एटल समय डिफरंस है आठ अबज ने चौसठ करोड़ अपना वर्ष जाए तरह ब्रह्मा ना एक बहुत ध्यान साह्मा ना एक दिवस जाए यहाँ एक दिवस एने गुण तीस चार एक महीनों थाय સો વર્ષ બ્રહ્મા દેહ રાખે અને પછી બ્રહ્મા દેહ પડે બ્રહ્મા એવા સાડી ત્રણ કરોડ બ્રહ્મા મરે ત્યારે આ જીવને ફરીથી મનુષ્ય નો દેહ મળે છે સાડી ત્રણ કરોડ બ્રહ્મા તમે વિચાર કરો આપણે કેટલા દુર્લભ દરવાજે બેઠા છે અને આપણા જેવા કોઈ કરીએ અમૃત વિશ્વ ભરીએ જા અમે કરીએ એવા કામ ગયે પ્રભુજી લેતા આવે તારું નામ લેતા આવે લાજ સાડી ત્રણ કરોડ બ્રહ્મા મરી જાય ત્યાં સુધી કરવાનું શું લગચો રાશિ માં ફરવાનું લોરાશિ માં ફરવા તો ત્યાં જલસા છે વિચાર જ નથી કર્યો આપણી બાજુ જે દુખ છે ને ભાઈ બહુ સિન્સીયર થઈને આ વાત સાંભળજો એક વિચાર કરો નિષ્કુળાનંદ સ્વામી કે ખર ઊંટ તણા દેહ પામીને અણતોય ભાર ઉપાડશે કસર કરશે જો ચાલતા તો ધણી એનો તાડશે આ ઊંટ ગાડી ઉપર વજન ભર્યું હોય બળદગાડા ઉપર વજન ભર્યું બળદની ઉપર એટલો વજન ભર્યું હોય તો આ ફૂંડના ફાહા નીકળી જતા હોય બળદના ઉપર ઊંટ ગાડીઓમાં વજન ભર્યા હોય અને પેલો એનો દણી ધોકે તારતો હોય કાળો ઉનાળો હોય એને પગરખા પહેરાવે છે એને મા છત્રી રાખે છે એ ઠંડા કોકાકોલા પીવડાવે છે એને પૂછે છે તન તરસ લાગી છે આંખીમાંથી પાણી હાલ્યા જતા હોય ફીણના ગોટા ઉડાડતા હોય અને પેલા પાછા વાળી તો આમ લાકડી રાખી આરવાળી રાખી હોય ધીમો પડે તો ઘાચ દઈ લો અને બાઠો મારતા હોય બોલો એને પૂછો તને મજા આવે દુખ જુઓ એટલે ગધેડા હોય ને ગધેડા બધા રાખતા હોય ને માલ લઈ જવાનો એને છાલકા બાંધી ગધેડા પાછા જલ્દી તેજ ચાલે અડવા ન પડે એટલા માટે એને કાથી વાળે હોય ને કાથી બે પગે આમ પાછલા પગ્યા ઘસાય ને એમ દોરી બાંધી હોય એ હાલે એટલે ઘસાય ઘસાય એટલે નીકળે છઠા પડે ને એમાં વધારે ઘસાય વધારે ઘટું ભાગે પછી એને જરાય તો અડવું ન પડે એમાંય ધીમું પડે પાછું થોડું મીઠું નાખે નમક કેવું સુખ છે ને એને ભૂખ લાગતી છે આપણે એ છે એમ કરીને વિચારવાનું છે આ માયા તો ભૂલવી દે છે આ પ્રવૃત્તિ પણ ભૂલાવી દે છે આ જ્ઞાન રીએ નહીં આ ટકે નહીં તમને અમને જેવા ઉઠીએ પ્રવૃત્તિમાં પડ્યા એટલે હતા એવા ને એવા થઈ જાય આપણે સત્સંગી થઈ ગયા કે માટી નથી થઈ જતા વિચાર પકડવો પડે એ પશુ પક્ષીઓની ભૂખ લાગે છે તરસ લાગે છે ક્યાં જાય એ વ્યંત કરી શકે છે દર રવિવારે તો જવું જ જોઈએ બહાર રેસ્ટોરન્ટ ખાવું જ જોઈએ ભૂખ લાગે શિયાળો ઉનાળો ચોમાસું એને આવતા હશે અને સેજ તડકો તો ભલે ચોમાસું છે જ વધારે જામી જાય આપણે આટલી સવલતવાળા છે એર કંડિશન બંગલાઓમાં રહેનારા હોય વધારે ચોમાસું જામે તોય દુઃખી દુઃખી થઈ જાય છે કે ભાઈ હવે આ મેઘો બંધ થાય તો સારું નીકળાતું નથી કાંઈ થતું નથી તો એટલે દસ દસ આઠ દસ દિવસ મહિનો મહિનોની એલી જામતી હોય ને પાણીમાં પાંચ પાંચ ફૂટ પાણી ભીર્યા હોય એ કૂતરા ક્યાં રોટલો ખાવા જાય પક્ષીઓ ચણ ચણવા ક્યાં જાય ભૂખ નહીં લાગતી હોય લાગે જાય ક્યાં કોને ફોન કરે કોની પાસે ટીફિન મગાવે તૂંટિયા દુઃખ તો મહા હોય પણ ક્યાં જાય વૃક્ષો પર માળા કરી બેઠા ફંગોળાતા હોય એ તો એ જ જાણતા હોય આપણી સાથે વાત થઈ શકતી નથી એટલે આપણે પૂછી શકતા નથી આપણે જોઈએ છીએ તો આપણે એ વિચારથી જોતા નથી હા હા હા હા દુઃખ તો જુઓ ભાઈ મહાભયંકર દો આ થોડા વખત પેલા બે મહિના થયા છે રોગ તો એને આવતા છે ને પણ એ ક્યાં મેડિકલ ટ્રીટમેન્ટ લેવા જાય રોગ તો એને આવતા હોય પાલતું હોય તો એને દવાખાને જાય પણ ક્યાંય બીજા રોગ થતા જ નહીં બધા થાય માણસને થાય બધા રોગ થાય પણ જાય ક્યાં પશુ જો આપણું પાલતું હોય તો એ ગાય ભેંસ હોય માંદી પડી જાય શું આમ ઠું ઊભું રહ્યો આમ હવે એને તમે પૂછો કઈ બોલવાનું જ નથી પીડા થાય ને બોલાય ને મને શું થાય છે બોલો ઉભું રહેવાનું ભોગવે છૂટક્યો દુઃખ ક્યાં જાય કેવા બેક મહિના થયા છે હું ને મારા રૂમમાં બેઠો હતો એમાં કઈક ફળાક દઈ ફળાકો બોલ્યો મેં કીધા બહાર શું ગેલેરી છે ભાઈ હાલ બહાર ગયો ત્યાં કબૂતર મોટું બે આંખીઓમાં કઈક રસી પસ થઈ ગયેલું અને બે આંખો ખવાઈ ગયેલી અને આખી બંને આંખીઓ આંધળું અને પરું ભરાઈ ગયેલું આંખો ખરી ગયેલી સાવ વાંધળું આપણે આમ જોઈએ હવે અને કેવી રીતે શું દેખાય બહુ નજીક જઈને થાય કે આને પકડીને હરખી જગ્યાએ મૂકવા જાય તો ભડકીને તરત અથડાતું પીટાતું ઊટતું દરવાજો જ્યાં દેખાય ત્યાંથી ભાગવાની કોશિશ કરી માંડ માંડ બિચારો ઉડી નીકળી હવે એને પાણી ક્યાં છે દેખાવાનું છે એને ચણ દેખાવાની છે કૂતરાઓને પાંચ છ ગલુડી આવે એમાંથી લગભગ એક બે ઉજરે બીજા લગભગ મરી જાય આપણે બસ એટલું કંઈ પૂરું કરી દઈએ પણ શું કામ મરી જાય છે આપણને આપણને જે સેપ્ટિક થાય છે વાયરલ ઇન્ફેક્શન લાગે છે ઓરી અછબડા એવા બધા પોલિયોના જે દરદ થાય છે બધા એને થાય છે આપણે એને જેમ લાકડું સિઝન કરવું પડે એમ વાયરસને પણ સીઝન થવા પડે આપણે એકવાર અછબડા ચિકન સ્પોક નીકળી ગયા પછી ન થાય એને એ બધું થાય છે અને એમાં ને એમાં તાવમાં તવાય છે બારીમાંથી ઘણા વર્ષ પહેલા એ સામે કૂતરા હોય ને બધા પછી એ રાત ને બી લગભગ ત્રણેક ચારેક દિવસ સુધી એમને એવું વિચારું રડી રાખે રડી રડી મરી એ દરદુ ક્યાં જાય ભોગવવા થોડા વખત પેલા અખબારમાં આવ્યું હતું નરોડા સાઈડમાં એક ઊંટ ચાલી જતી હતી ને એમાં લોખંડના થોડા સળિયા ભરાયા છે તો પાછળથી કોઈ ટ્રક ટક્કર મારી તો માણસ તો ઉડી ગયો ઊંટ ઊંધી પડી ગઈ પણ જે સરળ હતા ને એ ઊંટના શરીરમાં ઘૂસી ગયા જેના લોખંડ હશે એ તો બધું લઈ ગયા છાપામાં લખ્યું કે આજે ત્રણ દિવસ થઈ ગયા ઊંટ એમને ભાંભરડા નાખે છે આને કોઈ સંભાળનારું નથી ખુલ્લા તડકામાં શરીરમાં ઘાવ बबे दौ फूट पर हरिया घुसी गया आ वेदना को दुःख है आप विचारीध साधु तो घनी जी पे कागड़ो चकली बच्चा ने पकड़े बच्चों तरफड़त हो जीवतु होने पेलो ठोली ठोली निराइा दुख नहीं थत हो नहीं थत हो दुख थे બિલાડી ઉંદર પકડ્યા હોય તરફડતા હોય બધા છૂટવા માટે મહેનત કરતા હોય દુઃખ છે બધા વાઇલ્ડ લાઈફ ની તમે ફિલ્મ જોતા હો તો બહુ મજા આવે સિંહ શિકાર કરતો હો શિકાર કરતો હોય ટાઈગર શિકાર કરતો હોય પણ જે હરણની પાછળ પીડ્યો છે એની દશા પૂછો છો એ તો જીવલી ભાગ્યો છે આપણી પાછળ હડકાઈ કૂતરું પીડ્યું હોય તો આપણને કેવી દશા થાય મોત પાછળ પીડ્યું હોય એ જે ગાયો વેસો એની પાછળ બધા અરે હાથી જેવા પ્રાણીનું પાછળ જયારે પાંચ દસ સિંહ પડી જાય છે ગાભરા થઈ જાય એ પળ કેવી છે મોત એ પળ જાય કેવી મરવું કોઈને ગમતું નથી અને એમાં અધુરામ માંસાહારી લોકો મોટાભાગે બધા જે રીતે પ્રાણીઓને રોજના પ્રતિદિન કરોડો પ્રાણીઓ કપાતા મરાતા હશે ને જીવતા શેકે જીવતા કાપે જીવતા તળે તેલમાં જીવતા નાખ્યું જીવતા જ નાખ્યું અરે જીવતા જીવતા જ ખાય ફ્રેશ અમે એક વખત જતા વગડો હતો અને ઓલમસ્ત ભૂંડો એને ત્રણ ચાર જણાએ બોલું ભૂંડ એવું વગડાનું મજબૂત કોઈ રીતે હાથમાં રે નહી અને એને રેકડી માં નાખીને મીજબાની માટે લઈ જવું એને કર્યું શું ખબર હાથમાં તો રહેતું નતું કુહાડા ચારે પગ કાપી નાખ્યા બસ પૂરું અને પેલું ભૂંડ જે ચીસો નાખે હજી મને અહીંયા ભૂલાતી નથી બોલો ઓહો એક આવા દુઃખ છે પરતંત્ર કોઈ કોર્ટમાં કેસ દાખલ થાય નહીં ધારૂણ દુખ આપણે વિદેશના તેના બધા બહુ વખાણ કરીએ છે અમુક પણ ભાઈ જે નાના વાછડા હોય ને માણસને વધારે મેળવવા માટે એ વાછડાઓને સાવ નાની જગ્યામાં પૂરી દે હલવા ચલવા ના દે પૌષ્ટિક ખોરાક આપે એવા ઇન્જેક્શનો આપે જલ્દી માંસનો ગ્રોથ થાય પાંચ મહિનાનું વાછળું થાય ત્યાં સુધી એને ઓલમસ્ટ પાડા જેવું કરી દે પણ હરવા ફરવા ના દે બિલકુલ સાંકળીમાં કેમ હરે ફરે તો એના સ્નાયુઓ જરા કસરત થાય ને એટલે મજબૂત થઈ જાય એટલે બરડ થાય અને પેલું એમને ભાભરની જેમ ઉભું રહી એટલે માંસ પોચું પોચું હોય એટલે સ્વાદિષ્ટ થાય એટલે એને બેસવાય ના દે એમ ચાર મહિના આવી ભયંકર સજામાં કરોડો વાછડાઓ ને અત્યારે તમે ઈઝરાયલ કે ગમે તમે જોયો દુઃખ બિચાર ભયંકર વેદના સતત એને એને માનું મોઢું તો ભાડ્યું જ ન હોય જીવ છે હો એને ખબર હોય કે અમારી કોઈક માં છે પણ નહીં આ આ હત્યારો માનવ પાંચ પાંચ મહિના દારૂણ દુઃખ હોયું વાછળું ભોગવે પછી કાપીને ખાય જેની ગાયોના બધા વિદેશોના ગાયો વખાણ કરો છો પાંચ જ વર્ષ ને પણ એવું એનું ખવડાવે ને એવા એને ઇન્જેક્શન એવું બધું હોર્મોન્સ આપે બધું દૂધ ફાટી નીકળે એટલું આપે બે ટાઈમ ને બદલે ત્રણ ત્રણ ટાઈમ દોવી પડે મશીનોથી દોવે પણ ભાઈ દૂધ એટલા બધા ભરાઈ જાય ઘણી વાર મોટે ભાગે એવું થાય કે થોડી વાર પણ વિલંબ થાય ને તો ગાયો આવ ફાટવા માંડે કૃત્રિમ દૂધનું અને છેલ્લી આવી રીતે ચાર પાંચ વરસ જ એનું શોષણ કરવાનું અને પછી એને મારીને કાપીને ખાઈ જવાય ચાર પાંચ હજી તો પેલી દૂધ આ પ્રક્રિયા ચાલુ હોય એક બે મહિના ત્યાં પછી એને સગર્ભા કરી દેવામાં આવે એનું પાછું દુઃખ એક બાજુ દૂધનું ભયંકર મશીન જ સમજી લ્યો ક્યાં દુઃખ હવે આપણને એવો દેહ આવ્યો હોય તો આપણે સમજતા નથી લાઈનમાં જ ઉભા છે આપણા માટે જ ઉભા છે લાઈનમાં જરાય એમાં કોઈની ડંફા ચાલે નહીં કોઈની બળાઈ ચાલે નહીં એમાં મિનિસ્ટરશીપ ચાલે નહીં પ્રેસિડેન્શિયલશીપ કાંઈ ચાલે નહીં એમાં કે હું ફળાનો પ્રેસિડેન્ટ હતો મારા દેશનો હતો કાંઈ એ ત્યાં બધા એક સરખા આ બધી ફરની ટોપીઓ સરસ મજાના એવા રૂવાણી ચામડી વાળા ઓવરકોટ ને એ બધું લોકો બહુ પહેરે છે ને કુણા કુણા ચામડાના બુટ ને શૂઝ ને એ કેમ મેળવે છે જીવતા જ ચામડીને ઉતારી લેવામાં આવે જીવતા જ મરી જાય તો ચામડીને રૂવાટી બરડ થઈ જાય ને ખરી જાય જીવતા ચામડી કેમ ઉતરતી છે તો વિચાર કરો જીવતા જ ઉતારવાની એવા રીછ છે શાક સુધારતા યાર જરીક ચાકુ અડી ગયું હોય તો પોપટ પાય્યો અઠવાડિયું આમ રાખીયે છે શું થયું ચાકુ અડી શું થયું ચાકુ અડી શું થયું ચાકુ અડી જીવતા ચામડી સરપની પણ આખી ચામડીઓ ઉતારે કાચડી નઈ ચામડી કેવી રીતે કટર મૂકી અને ચામડી ખુલ્લી કરી લેવાય અમુક અમુક વાઘ ચિત્તા તો પાછળથી લોખંડના ધકધકતા સોળિયા છે પાછળથી પડે મોઢેથી કાઢી નાખે ને પછી એનું ચામડું કાઢે આ યમપુરી બીજે નથી અહિયાં જ છે પાતળા પાતળા મુલાયમ કુરમના જે ચામડા છે ને એ કાઢવા માટે ગાયો એવા બીજા પ્રાણીઓ એના ઉપર ફળ ફળતા ગરમ પાણી રેડવામાં આવે અને એના પડને જુદા કરી નાખવામાં જીવતા જ પાણી રેડે મુલાયમ બેલ્ટ બહુ ગમે છે ને બધા તે બધું જીવતા જ નાખે જીવતા જ ચામડીઓ કાઢવા મહાદારુ આ તો કરોડો પ્રાણીઓ આયોનીઓમાં દુઃખ પામે છે જેનો હિસાબ નથી અરે આ સંશોધન ક્ષેત્રમાં તો ભયંકર ક્રૂરતા છે ક્રૂર તેનો કોઈ પાર નથી ભાઈ એક ટૂથપેસ્ટ વાપરો ને એની પાછળ કેટલાયનું દર્દ છે પશુઓના પાવડરો લોશન ક્રીમ લિપસ્ટિક શેમ્પુ આંખના અંજનો અમુક દવાઓ આ તમે કોકા કે પીવો છો એની પાછળ કેટલાય પ્રાણીઓ વાંદરા સસલાઓ દુઃખ પડ્યા છે ટૂથ એક દાખલો ઓડોમોસ હોય તો ઓડોમોસ તો એ કોઈ બાળક ગળી જાય તો શું થાય એ જ તપાસવા માટે વાંદરા ને સસલા ને પરાય એને ટૂથપેસ્ટ ખવડાવવામાં આવે ઓડોમોસ ખવડાવવામાં આવે આ બધા જેવી દ્રવ્યો હોય જે સોફ્ટ ડ્રિંક બધું આવતું હોય એ બધા કલર હોય તો એ પાછું નડે નહીં ને માણસ તો તરત કેસ કરે અને કંપનીઓ વધારે બધા ડોઝ થઈ જાય તો માઇલ્ડ થી ડોઝ બધા પ્રાણીઓને પીવડાવે અને પીવડાવે શરીરમાં શેમ્પુ ક્યાં અડી જાય તો એની અસર શું થાય ઘાવ લાગ્યો હોય તો વાંદરાને સસલાઓ ચેરા ચિક્કા ચાકા મારી એમાં ભરવામાં આવે એની ખોતરી ન નાખે એટલે એના હાથ અને પગ બાંધી દેવામાં આવે અને આવી રીતે એમને દિવસો સુધી એના ઉપર અખતરા પછી કઈ નહીં લોશન કે સોલ્યુશન કે શેમ્પુ એ બધું આંખમાં જાય તો શું થાય આખી આવી રીતે રાખી મોટા પ્રમાણમાં એના ઉપર શેમ્પુ આ બધું નાખી અને આંખીઓને સીવી લેવાની અને આમને બાંધી દેવાના સસલા વાંદરાને અને તપાસી રાખવાના પેલા કેન્સર થાય પેલા એને લકવા થાય પેલા ગાંડા થઈ જાય પેલા આંધળા થઈ જાય એના ચીરાઓ સડી જાય તો જ્યાં સુધી મેક્સિમમ એનો સંશોધનમાં ઉપયોગ થાય ત્યાં સુધી બાંધેલી અવસ્થામાં ઉપયોગ કરવાનો આવી તો કોઈ બેહદ વાતો આવી ક્રૂરતા આખી યોનીઓમાં છે કુદરતી રીતે પણ દુઃખ છે માનવ પણ દુઃખ છે બીજી આફતો આવે એનાથી આ બધી યોનીઓમાં અપાર દુઃખ છે પણ આ વાતો સાંભળીએ મને ખબર છે આપણે બધા કોઠો હોય છે કે આપણે તો ભગવાનનો આશરો કર્યો છે એટલે હવે આપણને કોઈ આવું આવવાનું નથી ફરી ફરી વાસના હશે બીજો મનુષ્ય દેહ આવશે બીજો મનુષ્ય દેહ આવશે એમને ઉપર માં હેલી બેઠી છે કારણ કે અમુક અમુક વાતો પકડી લે ને ગુણાતીવાની એક પગ અહીંયા એક અક્ષરધામમાં આપણે બેઠો વાતો સારી છે સાચી છે માનો કે આપણે ભગવાનનો આશરો કર્યો છે બીજો મનુષ્ય દે આવશે વાત સાચી છે પણ પેલા આપણા થોડા કર્મ પાછા વળીને જોવા જોઈએ આપણે સત્સંગમાં રહી રહીને એવા ગોરખ ધંધા કર્યા હોય એવા ન કરવાના કામ કર્યા હોય ક્યાંય પાછું વળીને જોયું ન હોય ન ભગવાન પાસે પહોંચાય અને ન ફરીથી માણસનો દેહ આવે વચમાં જ રી અને વચમાં જે થાય ને એ પછી વર્ણન થાય નહીં અને એ ભટકતા ભટકતા પછી ક્યારે મારા અઢારમાં વચરામર્ત કીધું છે અમારે કીધું છે એમ રેજો નહીતર મરીને ભૂત રહે થો કેટલું રખડવું પડશે ભક્તિ કરી છે રજવતા રજવતા કોઈ કાળે એ કોઈને પ્રગટ છે જયારે ફરી માણસનો દેહ આવશે ત્યારે પણ અમે કીધું છે એમ રેશો ત્યારે મુક્ત થશો હવે માનો કે આવી રીતે અત્યારે આપણે ગયા પછી ભેટ ગયા અને પછી ક્યારે માણસ નો દેહ આવે તો ખબર નથી પણ માનો કે જયારે આવ્યો ક્યારે જ્યારે ત્યારે કેવો જોગ મળશે આજે ફાંફા થાય છે ત્યારે કેવો સત્સંગ કેવો સત્પુરુષ કેવો જોગ શું મળશે અને કદાચ કોઈ સારું ઠેકાણું મળી ગયું ત્યારે કોઈ વચ્ચે કુસંગ મળી ગયો આપણે ગમે એટલા સંસ્કારી હોઈએ તો કુસંગ બગાડી નાખે ભલ ભલા બગાડી નાખે કુસંગ અવડે રસ્તે ચડાવી દઈ મુંબઈની પરા ટ્રેન જતી હતી બહુ વાત સાંભળજો નાનકડી પણ બહુ મજા એક ભાઈ બેઠેલો એની બાજુમાં એક જણો બેઠો હતો પણ એ ભાઈનું એટલું બધું નાડું શરીર અને ફાંઝ તો ઓહો બે ત્રણ ફૂટબોલ ચાર પાંચ ફૂટબોલ ગળી ગયા હોય ટક્કર લઈ ગયેલી હેવી મોટી ફાન્ડ આમ આમ ઝૂલતો હોય બોલો શ્વાસ લીધે તો ચાર પાંચ જણા હટી જાય પાછો આવે અને પાછો બે દર સ્ટેશને ઉતરવા માટે જાય ને દર સ્ટેશને પાછો આવે એટલે બાજુ વાળો કે ભાઈ તમારે કે સ્ટેશને ઉતરવું છે દર વખતે કસરત શું કરો છો વાવવાની તો કે ભલા વાળા રેવા દ્વારું ગયું પાંચમી વાર પેલા તો પણ ઉતરતા કેમ નથી મુશ્કેલી છે ઉતરવા જાઓ પણ પગ દેખાતા નથી પગથિયું દેખાતું નથી કેમ ઉતરવું મહેનત કરી રહ્યું ગાડી ઉપડી જાય છે આમાં સ્ટેશન તો પાંચ વ્યા ગયા બીજા એટલે આને આઈડિયા સરસ બતાવ્યો કે તમે ભલા આમ કોશિશ કરો છો ને તમે અવળા થઈ જાઓ અને હા પેલા પાઇપ પકડી લ્યો એટલે તમે નિરાય થી પગરીને તમે ઉતરી શકશો ગયા પાછી ગાડી ઉપડી પાછા આવીને બેઠા એટલે આ વખતે શું થયું અરે આ વખતે તો બહુ માથાકોટ થઈ ગઈ કેમ હું આમ અવળો ઉતરી આમ કરી પકડી ગોઠવી માન પગ ગોઠવતો હતો સ્ટેશન ઉપર ઉભા થઈ એમ થયું કે આને ચડવું છે ધક્કો મારીને ચડાવી દીધો પાછો ચડાવી દીધો ઉતરો તો અર્ધો છે ઉતરવા જાય ને ત્યાં કુસંગ મળે ને એ ઠેલો મારીને આપણને પાછા ચડાવી દે વાત નાની પણ કેટલી ચોટદાર આ ચડાવી દે આપણને કુસંગ અને ક્યારે કોને કયા ચડાવી દે પાછો એટલે ત્યારે કેવો મળ્યો જો ત્યારે શું થયું કોને ખબર અને બીજી વાત કે ત્યારે હજી તો સાંભળવા જોઈએ બાકી જો વાત હજી તો ફાઉન્ડેશન છે ત્યારે હજી કેવા કર્મો ના ઉદય થશે આપણા પરિપા કારણ કે પ્રારદ્ધ કર્મ એવું છે એનો ડાબો જ નાખ્યો છે હવે જે એ વખતે પાછો કેવો ફાલ આવશે અને ત્યારે શરીરમાં પોલિયો થશે ખોડખાપણ થશે આંધળા થાય છે લકવા શું થશે કોને ખબર અત્યારે કેવા કે કુંવર જેવા છે ત્યારે શું થશે કોને ખબર કેવી ગરીબી છે ખાવાના ફાંફા છે કોને ખબર અત્યારે સમૃદ્ધિનો પાર ત્યારે શું ખબર લેખિત તો કાંઈ છે નહીં ત્યારે કેવા માવતર મળ્યા માથાના કેવો પરિવાર મળ્યા કેવા બધા બાજા ઝઘડાઓ મળ્યા કેવા તમને ઘરવાળા મળ્યા કેવા ન મળ્યા કેવું ગામ મળ્યું કેવી બધી સામાજિક પરિસ્થિતિ રહી કેવી હુલડ હલ્લા કેવા પ્રકોપ કેવી આ શું કોને ખબર છે ને શું થાય તો કઈ ખબર નથી ત્યારે શું કરવું મેં બાપા હતા નેજન કરું મને કે તમારી વાત સાચી હળિયું કાઢી ક્યારે કરવું સ્વામી વાતી હાચી ગુણાતીતા નથી ખાવાનું ના હોય થાય કે ખાવાનું નથી ભજન કેમ કરીએ અને સરખું ખાવાનું મળી જાય તો કે હવે નવરા ન થતા ભજન કેમ કરીએ આ જીવ બે વાત એથી પેલો છે આપણને મળ્યું છે તો આપડે કરતા નથી જેને કદાચ કરવો હોય છે એને નવરાય નથી આ બાભા નવરા હોય છે તમે આખે રસ્તે જોવો ટોલ ટપા મારી બેઠા લાકડીઓ લઈ એક મંદિરે આવે આરતી થાય છે ત્યારે બધા મંદિરે આવતા હોય તો મંદિરો શોભે કેવા અને ઘરડા તો આમે ઈચ્છતા હોય કે બાયર મરે પણ નહીં આવે ડોહા બધું ત્યાં જ બેસ ઘરે જ બેસે અને કા ચોરે ચૌટે બધા બેસે બીડી ને ચાર બધી પી જ રાખશે એટલે ત્યારે શું થાય એ ખબર નથી અરે અત્યારે આપણે દુઃખ ઓછા ભોગ્યા છે હજી કેવા આવશે ખબર છે થોડા વખત પેલા બાપા બે બે આમ બહુ સર્વાંગી કચ્છી બાપા હાઓ હાજા નરવા અને થોડા દિવસ પછી આવ્યા આ છ મહિના પહેલા વાત બે હાથ અહીંથી કપાઈ ગયા હું તો જોવા જુઓ મેં કીધું બાપા આ શું થઈ ગયું મને કે ઇલેક્ટ્રિક એવો શોટ લાગ્યો ને શોખ આ બે હાથ કપાવવા પીડ્યા છે મેઘ હા હા હા આંખમાં પાણી રહી ગયા હવે એને કપડું કેમ પહેરવું ઉમર થઈ હોય કોણ વહુ વારું એને લુગડા પહેરાવે કોણ એને જાજરો જાય ત્યારે સાફ કરે પેશાફ કરવો હોય ત્યારે કોણ એને નાડું છોડી દે પાણી પીવું હોય તો કોણ પાણી પાય ક્યાંક બેઠો હોય તો ક્યાંક દરવાજો ખોલવો શું કરવું કેમ કરવું કયો અને કોને ક્યારે થાય કાંઈ ખબર નથી અને વૃદ્ધાવસ્થા તો ડાકલી વગાડે જ છે એ તો જે ઘરડો થાય ને એને જ ખબર હોય ન મરાય ન જીવાય આંખે દેખાય નહીં ફાંફા મારવાના કાંઈને સંભળાય નહીં બોલવું હોય તો બોલાય નહીં પાણી માગવું હોય તો પાણી મગાય નહીં પડખું ફરવું હોય તો ફરાય નહીં બારે દરેક બહાર નીકળે ને હરવું ફરવું હોય તો હરાય ફરાય નહીં કોઈને કહો તો છોકરા વડકા નાખે पा को बेहे तो सारू लगे कोई पास बेसवा नवरु नहीं करे तो कोई घर बेसो तो वेदना पड़े आ दुख मैं ये दुख नो जो विचार करें तो विषयों पाछू जीव वी जाए कार निश्कानंद लिखे हाँ फाँसी के, के तोप मांडी हो पी लो उखड़ी मरे सरस मजा मीठाई ना थाल लाई लो ते जमो तो को હા મેં ગોળી બંદૂક લઈને છપા ગું ત્રાસવાદી ઉભો ગોલાબમાં ખાઈ લે ચાલ ચાલ આઈસ્ક્રીમ આપવાય આ વિચાર જો કોઈના બાપની તાકાત નથી કે વિષય ભોગવે હામે દેખાય છે હામે દેખાય છે આગ તોપની નાળ દેખાય છે હમણાં ફૂંક્યા ફૂંકી નાખશે અવસર હમણાં પતી જાય છે કે એને બધું આ ભાવે પણ આપણે દુઃખ ભોગવ છતાં વિચાર જ્યોતિષીઓ વાત સાંભળજો જ્યોતિષી કુંડળી મારી કે આ જો ચક્રવર્તી સમ્રાટ થયો તો થયો નહી બેગ પહેરીને સાધુ થશે એના બાપે વિચાર કર્યો કે સાધુ જન્માક્ષર કેવા છે વધારે પ્રબળ એ છે એટલે પછી શુદ્ધોદન મહારાજાએ સિદ્ધાર્થ ગૌતમને માટે એવું રાખ્યું કે ક્યાંય સૂકું પાંદડું દેખાય ને વ્રદ્ધ માણસ દેખાય ને દુઃખ ની ક્યાંય અણુસાર આવે એવી રીતે રાજમહેલમાં રાખ્યા યુવાન થઈ ગયા અઢાર વર્ષના દુઃખ શું ચીસ શું કહેવાય આંસુ શું કહેવાય શુદ્ધોદન ક્યાંય નજરમાં આવવા નથી દીધું તમે જોવો એ પણ આખરે તો યુવક છે યુવરાજ છે એક મનમાં ઈચ્છા થઈ અને સારથી કહ્યું કે રથ તૈયાર કરો મારે ફરવા જવું છું તો કે પિતાશ્રી હુકમ નથી તો કે હું રાજકુંવર છું યુવરાજ છું પટ્ટાભિષેક થયેલો છું રાજકુવાર છું મારો હુકમ માનવાનો કે નહી જી મહારાજ માનવાનો ચાલો અને રથ લઈ નીકળ્યા હવે નગર તો બધું હોય જ જેવા નીકળ્યા ત્યાં સામેથી એક વૃદ્ધ માણસ લાકડીને ટેકે વળી ગયો હાડકાનો માળો ડગગ ડગ ચાલે પગ માંડવો હોય આમ ને જાય આમ એક વાર હા પાડવી પડી જાય ભગવાન બુદ્ધ ગૌતમ સારથી કોણ છે તો કે આ માણસ ઘરડો થયો છે વ્રત થઈ ગયો ઉમર લાગી ગઈ એમ પ્રશ્ન જોજો આ મને થાય સારથી કે મહારાજ બે અદબી માફ કરજો તમને થાય એમ હું તો કેમ કહી શકું પણ કોઈ બકાત નથી જવાબ જોવો સારથી રાજા શાહીમાં જે આખો શબ્દો બોલાતા ને એ બઉ આખી મેથડ જુદી એમ તો હું કેમ કહી શકું મહારાજ રાજકુમાર સાહેબ પણ અપવાદ કોઈ નથી બકાત કોઈ નથી ઓ આગળ ગયા તે રોગી માણસ થાસે ખમખમ ઉધરસ કફ થૂંકે પીડાય કહાય રસ્તાન કાંઠે ગયેલો સિદ્ધાર્થ કે આ કોણ છે તો કે મહારાજને ભયંકર રોગ લાગુ પડ્યો છે એટલે દર્દ અને પીળાઈ છે આપને થાય હું કેમ કહી શકું અપવાદ કોઈ નથી બકાત કોઈ નથી એમ આગળ ગયા તો નનામી નીકળી રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ ગૌતમ કે આ શું છે એના પ્રાણ ચાલા ગયા મરી ગયો મૃત્યુ થયું શરીર ચેતન બનતું હતું સારથી રથ લઈ લો આગળ અને પાછળ વાળી રાતના રાતના જ પુત્ર બે વર્ષ યશોધરાના ખોળામાં સૂતો છે અને એક એનું મોઢું જોઈ એ જ રાત્રિ ભગવાન ગૌતમ બુદ્ધ રાજમહેલ છોડીને સદાન માટે જંગલમાં વયા ગયા આ મારે માથે જો આ હોય તો મારે એનો ઈલાજ કરીને એમાંથી બહાર નીકળવું જોઈએ કેમ નીકળી ગયા એનો પ્રશ્ન એમ હતો કે આ મને થાય આપણે કાંઈ પણ જોઈએ એટલે આપણને પેલો અંદરથી જવાબ આપે આ મને નહીં થાય બીજાને થાય કાંઈ પણ થાય તો બિચારો અરે મરી ગયો નમીમાં આપણી નહીં જોતા બીજાના દુઃખમાં આપણે આપણું દુઃખ નથી જોતા બીજાની વેદનામાં આપણી વેદના નથી જોતા બુદ્ધ ગૌતમ એ જોયું મને થાય પણ આપણે જમ્પર મૂક્યું છે આ પરણમાં જાય ને આપણે મેં તો ઘણી વાર કીધું કોક ને અખતરા માટે બોલું એટલે આ કોઈને હરખા મળતા નથી તું શું આમાં પડે તો મારે એવા નહીં આવે બધાનો એક જ જવાબ હોય બધા એવા થોડા ભટકાય છે કંઈક તો સારું હોય ને પણ હજી સુધી કોઈ એમ નથી કીધું સારું ભટકાણું છે પણ એ જમ્પર રાખે તો જ કૂદાય એટલે આ આ બધું છે ને એ જમ્પર છે બીજાને થાય મને કદાચ નહીં થાય એ વિચાર આપણને જાગવા દેતો નથી પણ ગમે એટલી સહમુતિ મૃગી વૃત્તિ રાખીએ તો પણ એ બધું છે કોના માટે આપણા માટે પેલા ભૂંડના ચારે પગ કાપા એને માણસનો ઉતાર મેળો તો સાંભળજો તે દે ક્યાંક કથામાં બેઠો હશે ક્યાંક એને સાંભળ્યું હશે મનુષ્ય દુર્લભ છે ગર્ભવા લોરાશી જન્મ મરણ નરક બહુ ભયંકર ત્રાસ છે ત્યારે આ કાનથી સાંભળી આ કાઢી નાખ્યું છે અને એમ કીધું છે કે સાધુ બાવા બધા ગપ્પા મારે બધું હમપંગ છે હમપક છે ગપા છે આટલું બધું સાડી કરોડ બ્રહ્મા મરી જાય ત્યારે માણસ દેહ મળે માણસો હમાતું નથી અરે જીવ તો શ્રીજી મહારાજે કીધું તેર પછી સાંકળીને કાંઠે કે આ બ્રહ્માંડમાં જીવ એક અંગૂઠો જગ્યા મૂકી નથી એટલો જીવ ભર્યો છે અબજડીને મેળ્યા એમાં કઈ મોટી વાત છે મોટી કઈ વાત છે એટલી જગ્યા અંગૂઠા જેટલી ખાલી નથી એટલા જીવ ક્યુ માં ઉભા છે બહુ દુર્લભ નંબર ક્યારે લાગે દોઢ કિલોમીટર ખાલી દર્શન માટે ગણેશજીની સિદ્ધિ વિનાયક ની લાઇન હોય તો એમ થાય ત્રિપુરા કરે તો આપણને નહીં થાય એમ માની ને ભલે બચીએ પણ એ બધી દુખ ની ચોરાસી કોના માથે છે આપણા માથે એમાં છૂટવાનો એક જ રસ્તો કયો આ મનુષ્ય મૂર્ખા નહોતા સુર મીરા તુલસી કબીર કોઈ મૂર્ખા નહોતા કે બધું મૂકીને માળા કરે જો સામી જેવા સાધુ મૂર્ખા નથી કે આ બધું છોડીને એક કરે મૂર્ખા નથી કોઈ ધ્રો પ્રહલાદ કોઈ મૂર્ખા નથી વિવેકાનંદજી જેવા કોઈ મૂર્ખા નથી કે બધું મૂકી ખોપડા તોડી નાખે એવી એની બુદ્ધિ ઇન્ટેલિજન્ટ હોય પુરુષ બધું છોડી ના શું કામ કરે ચૈતન્ય મહાપ્રભુ વિદવતા કેટલી ચૌદ વર્ષોમાં એની કોઈ સામે ના આવે શંકરાચાર્ય સાત વર્ષે એની કોઈ બાથ ન ભીડે પણ બધું મૂકીને કેમ સાદું થઈ જાય એ જોવે છે આ એક જ દરવાજે છે કરવા જેવું જ છે बाकी बदाय धंधो कर भयंकर गुफाओ है फसाई गए अपने घोर अंधारी गुफा में एकलाचिस एकज दीवासली चेतवानून જો રોશની થઈ ગઈ તો તમને રસ્તો મળી જશે પણ દિવાસળી એક પવન ઘોરાય છે ચારે બાજુ સુસવાટા આખો છે નહી દિવાસળી એક છે ભવાઈ ગઈ છે ચાલ છે એ ખબર નથી દિવાસળી એક છે હવે કેટલી સેફ્ટી થી આપણે રોશની કરી લેવાની છે એમાં ફડાકો થઈ ગયો એક જ અને રોશની થઈ ગઈ તો ધીમે ગુફાની અંધારી ગુફામાંથી આપણે બહાર નીકળી જાય જો તો પછી સાંભળનારો ત્યાં કોઈ નથી ચેતન વાલે ચેતજો ભાઈ નહી તર હેરાની નહી તર હેરાની ચેતન ચેતજો ભાઈ નહી તર હૈ હેર અવસર ફેર નહી આવે સંતો બચ્ચન છે એ અવસર ફેર નહી આવે ફેર મિલન કો ના રેવુ તુમ્હારી નગરી મા જબ લગ હૈ દા પી જબલગ હૈ દા પા જલાવો તો રોશની નહી હવે મદદાની વાત થોડું હવે સાંભળજો આ તો એક વિચાર છે પણ આ વિચાર એ બહુ ટકે નહીં કારણ કે કેટલી વાર ટકે અહીં બેઠા છે ત્યાં સુધી એ તો જીવમાં ઉતારવો પડે આ તો સવાલ જ નથી જેને ડોક્ટર થવું છે એન્જિનિયર થવું છે કઈ સારું થવું છે ક્રિકેટર થવું છે સપનામાં રમતો હોય એટલે ભજન કરવું હોય તો રાજની વિચારવું જ પડે આપડે કથા સાંભળી ભૂલી જાય તો કેમ થાય તો જગાય જ નહીં એ તો વિચાર સતત રાખવો પડે ચાલો આમ જ છે આમ જ છે આમ જ છે હે જીવ હવે જાગી જાગી જવું જ પડે ત્યારે જાગે નહીતર જાગે નઈ પણ છતાંય આ વિચાર વાસના સાવ નિર્મૂળ નથી કરતો પાછું વાળી દે અંદર વાસના પડી છે હવે આ વચના મરતાવે છે ત્યારે નિત્યા ગોપાળાનંદ નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો હે મહારાજ નિર્વાસનિક થવાનું સાધન શું છે શ્રીજી મહારાજે કહ્યું વાસના જડમૂળ કાઢવા માટેનું આત્મનિષ્ઠા અને ભગવાનના સ્વરૂપનો મૂર્તિનો મહિમા યથાર્થ સમજાય તો કોઈ પદાર્થમાં વાસના રહેતી નથી બસ આ આ મુદ્દો આ વિચાર જબરદસ્ત પછી કોઈ પદાર્થમાં આત્મનિષ્ઠા દ્રઢ થાય અને ભગવાનની મૂર્તિનો યથાર્થ મહિમા સમજાય તો પછી કોઈ પદાર્થમાં વાસના રહેતી નથી કોઈ પદાર્થમાં વાસના રહેતી આ જળમૂર્તિ કાઢી નાખતી આના એક જગ્યાએ નથી કીધું ઠેર ઠેર આ બે વસ્તુ મૂકી છે આત્મનિષ્ઠા આપણે ઇન શોર્ટ લઈશું થોડી વાત આત્મનિષ્ઠા હું દેહ નથી પણ હું આત્મા છું એવી જે નિષ્ઠા એને કહેવાય આત્મનિષ્ઠા ये क्या थी प्रक्ते? आत्म विचार प्रगटे आत्मविचार आत्मविचार शुवा हूँ को कौन छु? एम कौन छु? ये विचार करो लियो। जो क्यों बेसता हूं खोलो पेली बात ते मैंने जो छो हू तेउ हूम कहू हू तु तो आख बोले तो ये कोण बोले, छे? तो ये कौन बोले छे? કોણ છે ત્યાં જવાનું છે એ કોણ બોલ્યું આ તો બોલતી નથી કાન સાંભળે છે આપણે હું સાંભળું છું એ હું સાંભળું છું કાન તો બોલતો નથી તો કોણ બોલે છે પગ એ કઈ જવાબ નહીં આપી દો એ તો બધું ગોખેલું છે પણ ઊંડું ઉતરીને ખોડવાનું છે કે અહીંયા હુંકાર આવે છે ક્યાંથી ગળામાંથી આવે છે અહીંથી આવે છે ચોટલી પાછળથી આવે છે નભીમાંથી આવે છે ક્યાંથી આવે હું બોલે છે કોણ એને આત્મવિચાર કીધો આ તો પેલો ડેક્સ્ટ ગાઈડ માંથી પાકું કરેલું છે કે બધું આત્મા બોલે છે હું બોલે છું એ તો ગોખું છે પોપટયું જ્ઞાન છે પણ એ હું સાંભળું છું એમ બોલ્યું કોણ હું બોલું છું ઈ કોણ હું જોઉં છું ઈ કોણ બોલ્યું હું ચાલુ છું તો પગ તો બોલતા નથી કોણ ચલાવે છે સારું કોઈને એમ થાય કે મન બોલે છે તો આપણે એમ ઘણી કહે આજે મારું મન ઠેકાણે નથી એ કોણ બોલ્યું કે ભાઈ એમ થાય કે ના એનાથી પર બુદ્ધિ છે બુદ્ધિ કહેતી છે કે હું કારો કરનારી બુદ્ધિ છે તો આપણે ઘણી વાર એમ કે આજ મારી બુદ્ધિ ઠેકાણે નથી બુદ્ધિ બહેર મારી ગઈ છે તો ઈ કોણ બોલ્યું જેને બાળપણ જોયું જોવાની જોઈને ઘડપણ પણ જોયું એ હું બદલ્યો નથી શરીર બદલાય ગયા આખા એ ત્રણેય અવસ્થાને કોને જોઈ આપણે સુઈ ગયા સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં આખો કાન કાંઈ નથી છતાં આપણે બરાબર સંભળાય છે કાન વગર નથી કેમ સંભળાય આંખ વગર કેમ દેખાય પગ વગર કેમ આપણે તો પથારી છે આપણે દોડીએ છીએ જોઈએ છીએ સાંભળીએ છીએ બધું જ કરીએ છીએ તો એ કોણ બોલે છે સુઈ જાય ઘોર સુસુપ્તીમાં તો ઉઠ્યા પછી એમ કેવાય છે આજે મને બહુ સરસ ડીપ સાઉન્ડ સ્લીપ આવી એ કોણ બોલ્યું એ જે બોલ્યું ત્યાં વિચાર પહોંચે ત્યારે ત્યાંથી એમ થાય કે હું આત્મા છું કેવો છું સચ્ચી છું સૂક્ષ્મ છું અણુ છું પ્રકાશરૂપ છું નિરિન્દ્રિય છું પૂર્ણ છું પણ આવા મહારાજ કહે આ વિષયોનો દેહનો ઇન્દ્રિયોનો એટલો બધો જોગ થયો છે કે બધું ગુંચવાઈ ગયું છે એટલે હું કઈ નોખું પડતું નથી તમે જોજો શિક્ષક ભણાવતા હોય શિક્ષિકા હોય તો બીજી ચોપડી તને કોણ ભણાવે છે કાંતિભાઈ હવે એને શિક્ષિકા ભણાવતી હોય બીજા છોકરા ને એને તમે પૂછો શું તારું નામ મગન શું ભણે બીજી ચોપડી બઉ મજાની વાત હજી પુરુષોત્તમ ની વાત તો સાંભળવાની બાકી છે આપણે થોડી થોડી જ લેશું પણ રમણ મહર્ષિ પાસે બ્રિટિશ રાજ હતું ને ત્યારે યુરોપનો એક પ્રોફેસર રમણ મહર્ષિ પાસે ગયો મજાની આમ માથું તોડી નાખે એવી વાત સમજાય તો ધ્યાનથી સાંભળો તો રમણ મહર્ષિ પાસે બેસીને કીધું બાપા મહાત્માજી બહુ દુઃખી છું ભયંકર વેદના બેચેની અશાંતિ કોઈ પાર નથી મારી વેદનાનો મને આમાંથી છોડાવો મેં તમારું નામ સાંભળીને આવ્યો છું મને આ દુઃખમાંથી આ અશાંતિ આ વેદનામાંથી મને છોડાવો હવે ત્રાસી રમણ મળશે જોઈ રહ્યા પછી કીધું પણ એ વાત બરાબર તમે સીધે સીધો ધડાકો જ કરી દીધો કે મને આમ છે પરિચય તો આપો તો હું ફલાની ફલાની કોલેજમાં હું પ્રોફેસર છું એ તો તારો વ્યવસાય છે એ તો તારો ધંધો છે તું કોણ છે હું હું વિલિયમ ડેરેક એ તો તારું નામ છે તું કોણ છો હું હું બ્રિટન નો રહેવા છું એ તો તારો દેશ છે તું કોણ છો અરે હું એક પુરુષ છું અરે એ તો તારો દેહ છે તું કોણ છો એ લોકો મને આમાં કઈ ખબર નથી પડતી તમે શું કહેવા માંગો બસ તું કોણ છે એ જયારે જડી જશે ત્યારે તારું દુઃખ માત્રાંતિ માત્ર મટી જશે જા એ ખોલી લે અને આમણે આમને પૂછ્યું કે તો હું કોણ છું તો કે તું કોણ છે મને પૂછવાનું તારી જાતને નો થાય તારી જાતને પ્રશ્ન કર તું કોણ છે તું કોણ છે પ્રશ્ન કરશે જયારે આપણને આપણું સ્વરૂપ જણાય કે હું દેહ નથી ઇન્દ્રિયોથી સુખી થાવ એવો નથી વિષયથી સુખી થાવ એવો નથી આ લોકોના કોઈ પદાર્થ સુખી થાવ એવો નથી કાયમી મારી વેળું કોઈ રહેવાનું નથી આવું જયારે આત્મજ્ઞાન થાય ટ્રેનમાં બેઠા હોય સ્ટેશન આવે તો ઉતરતું જાય આ બધું છે જ ને બધું એવું જયારે ભાન થઈ જાય ત્યારે બઉ મોટી ઘટના બને હો બઉ સમજાય એવી સમજો મને કોઈ પુરુષ મળી જાય અઘડી છે પણ બહુ મસ્ત મજાદાર છે મને કોઈ એવો સિદ્ધ યોગી મળી જાય કે જેની પાસે સિદ્ધિ હોય પર પ્રવેશની બીજાના શરીરમાં ઉતરી જવાની અને એ વિદ્યા મને સપોજ હોય એ વિદ્યા મને આપે લે બેટા તારે જેના શરીરમાં પ્રવેશ કરવો હોય એમાં તું પ્રવેશ કરી શકીશ મને એ આપી પછી હું જીજ્ઞાસાવાશ એક કૂતરાના શરીરમાં હું પ્રવેશ કરું ફરી ગયો ને બેઠો આમ પછી શેરીને નાખે પછી આમ જોઈએ રાખો છું કૂતો કૂતરાનો ખોરાક શું છે મળકી ગંદગી સડેલું પીલાઈ ગયા મળે પણ મને સતત અંદર થી ભાન છે કે હું સાધું છું મારું શરીર તો ત્યાં પડ્યું છે હું તો ખાલી આમાં આવ્યો છું હું કૂતરો નથી જોઉં છું આ તો હું કોઈ સંજોગોમાં વિષ્ટા ખાઈ શકું તમે વાત જો મજાદાર સડેલું માં સ્મૃતિ ખોય બેસવું એમ થાય કે હું કૂતરો છું તો હેઠળ ખ આપણી દશા એવી થઈ કે આપણે કોણ છે એ ભૂલી ગયા એટલે આ દુનિયાનું બધું ભાવે છે અને એ સત્પુરુષોને જયારે એમ ઓળખાઈ ગયું કે હું તો કોણ છું એટલે ભોગવે આ મારો આહાર જ નથી હું તો સદૈવ પૂર્ણ છું વિશુદ્ધ છું આ ભોગ નથી અને જે આત્મવત્તે સુખે પૂર્ણ થાય એ પછી બીજા ભોગ ભોગવી શકે નહીં એક દ્રષ્ટિ મારે સમજાવ્યું છે કે આ જીવે માતાનું દૂધ કેટલું ધાવ્યો છે સસ્તન પ્રાણીઓનું કે જેટલું દરિયાનું પાણી છે પછી શ્રીજી મહારાજ કે એવો કયો ધરતી ઉપર રસ છે જે અણબોલ્ટો રાખ્યો છે પશુ પક્ષીઓમાં થઈને બધું ખાધું છે બધાને ધણી કર્યા છે બધાને ઘરવાળી કરી છે બધા જ ખાધું પીધું છે કોઈ અજાણું રાખ્યું નથી તોય તૃપ્તિ થાતી નથી પણ આત્મ જ્ઞાન થાય ત્યારે શિયાળ અને સિંહ એ બે ફરવા નીકળ્યા અને મુંબઈ પહોંચી ગયા અને મુંબઈમાં બે જણા એબ હોટલમાં જઈને એક ટેબલ ઉપર સવાર નાસ્તો કરવા બે ફર્સ્ટ ક્લાસ એ હોટલ જોઈ છે ને રસ્તા પરથી જોઈએ છે ચાલો ફાઈવ સ્ટાર કોઈ હોટલ રસ્તા ઉપર ઘણી હોલિડેઝ ને ઇન્ડિયા એવી હોટલમાં જઈ અને ટેબલ ખોરસી ભાઈ આ બેસી ગયા સવાર બ્રેકફાસ્ટ માટે એટલે શિયાળે વાત સાંભળજો શિયાળે પેલા વેટર ને હુકમ કર્યો ઓર્ડર કર્યો એક ચિકન એના માટેનું એ જ લાવે ને તો એક ચિકન બે આમલે અને એક માંસનો સૂપ ગરમ ગરમ લાવ એટલે વેઇટરે કીધું અંકલ તમે આપના માટે હુકમ તો કર્યો ઓર્ડર કર્યો પણ મોટા અંકલ માટે કાંઈ નથી મંગાવવાનું તો કે મોટા અંકલ ધરાઈને બેઠા છે એના માટે ઓર્ડર કરવાનો નથી એ જો ખાઈને ન બેઠા હોય તો મારો જ નાસ્તો કરી જાય એ તૃપ્ત છે એટલે હું બચેલો છું એમ જ્યારે આત્માથી કોઈ માણસ ભરાઈ જાય ત્યારે પછી એના કોઈ વિષયોના નાસ્તાની જરૂર પડતી નથી આ છે આત્મવિચાર અને બીજો છે ભગવાનની મૂર્તિના મહિમાનો વિચાર સુપર બેસ્ટ સુપર મોસ્ટ શ્રીજી મહારાજે સારંગપુરના પાંચમા વચનામૃતમાં કીધું કે વાસના નિર્મૂળ કરીને સા ઉખેડીને ધોઈ નાખવા માટે ભગવાનની મૂર્તિનો મહિમા સમજવા જેવો ભગવાનનો મહિમા સમજવા જેવું કોઈ સર્વોત્તમ સાધન નથી લોયાના સત્તરમા વચના મૃતમાં મહારાજે કહ્યું કે જેની આ પૃથ્વી સ્થિર રે છે જેની બીકી ઇન્દ્ર વરસે છે સૂર્ય ચંદ્ર જેની બીકેથી પ્રકાશે પાળ વગરનો સમુદ્ર મર્યાદામાં રહેશે ઔષધિયો જેનાથી ફળે ફૂલે છે કાળ જેની શક્તિ છે માયાજીની શક્તિ છે પુરુષ અને અક્ષર શક્તિ છે એવા જે પુરુષોત્તમ એનો જેને આવો મહિમા જાણ્યો એને મહારાજ કે પછી એવું કયું પદાર્થ છે ભગવાનથી પાડે એથી એક વાક્ય બોલ્યા કે ખુદ ભગવાનનો પાડ્યો પણ એ ભગવાનના ચરણાર્વિંદ ન પડે માટે ભગવાનનું મહત્મ સમજવા જેવું કોઈ બીજું ઉત્તમ સાધન નથી મોટી વસ્તુ મળે નાની છૂટી જાય બઉ સીધી સાધી વાત પણ જોજો હોકારો દેજો હા સાવધાન થઈને મળશે નહીં પછી બીજીની વાત છે પણ જો આયા હું એક કરોડ રૂપિયા મૂકું હોકારો દેજો સામે બીજી બાજુ દસ કરોડ મૂકું બે માંથી એક લેવાના ક્યાં લ્યો ક્યાં લ્યો એ ધીમું ધીમું બોલવાનું દસ કરોડ મોટી વસ્તુ મળે નાની છોડી દે માણે હવે 10 કરોડ મૂકું જોજો 10 કરોડ મૂકું બાજુમાં સો કરોડ મૂકું બે માંથી એક બાજુ સો કરોડ મૂકવું કારણ કે અનલિમિટેડ છે આમાં તો સો કરોડે પૂરું થઈ જાય તો ઢગલ ઢગલા રેલવે ના ટ્રેક ને અડાડો આ ઘી રેલવે સો નહીમાંથી કરોડો રૂપિયા છે સો કરોડે પૂરું થતું નથી પારસમણીમાં ટચિંગ સ્ટોન અડાડો લોખંડ સોનું થઈ જાય સો કરોડ તો લિમિટેડ છે અનલિમિટેડ છે એટલે પારસ પારસમણી લઈએ પણ હવે કહું એક બાજુ પારસમણી મૂકીએ અને બીજી બાજુ ચિંતામણી મૂકીએ તો બેમાં ચૂકવ્યું લ્યો ચિંતામણી કારણ કે પારસમણી તો સોનું આપે એને વેચવું પૈસા ને સાચવો ખરીદી કરવા જૈયારી કેટલી રાખવી માથાકુટ કેટલી ફૂંકી મારે હેરાન હેરાન થઈ જાય અને ચિંતામણીમાં સાચવાનું કઈ નહીં હામે મૂકીને પગે લાગીને કેવાનું મર્સીડી ગાડી આપો ફૂક આમ પગે લાગીને કે સ્વર્ગ ને અક્ષર હાજર ચિંતામણી આપે લે આવી પારસમણી મૂકી દે ચિંતામણી લે ને હિંતામણી લઈએ પેલા વચના અમૃત મહારાજે કીધું ભગવાનની મૂર્તિ છે ચિંતામણી છે પણ આપણે મૂર્ખા છે આપણે લેતા નથી ચિંતામણી છે પણ પચીસ માં પ્રથમના પચીસ માં કીધું વાત જાણજો પચીસમાં વચ્ચેના વર્ગમાં પ્રથમના શિરજી મહારાજે કહ્યું ચિંતામણી ભગવાનની મૂર્તિ છે પણ બાળકના હાથમાં છે આપણે બધા બાળક છે આપણને ખબર નથી કે આપણા હાથમાં શું છે પુરુષોત્તમ નારાયણ આપણને જે મેળ્યો છે સ્વામિનારાયણ આપણને મેળ્યો છે એ કોણ છે એ આપણને ખબર નથી એની હામે બેઠા છીએ એની કંઠી પેરી છે એની માળા લીધી છે એનો સત્સંગ કર્યો છે આપણને ખબર નથી કે કોણ છે બાળકના હાથમાં જ વાત સાચી છે આપણે બાળક હતા ત્યારે આપણે કોઈ પેંડો બતાવતું અને બાજુમાં રૂપિયાનો ઢગલો હોય તો આપણે રૂપિયાને નહોતા અડતા પેંડાને અડતા કારણ કે પેંડાનો મહિમા જાણતા હતા આ ખાઈએ તો ભૂખ જાય મજા આવે સ્વાદ આવે રૂપિયાની સામુ જોતા નહોતા એ જ છે ને આપણે જેમ મોટા થયા પછી ખબર પડી કે પેંડો જાય તેલ પીવા રૂપિયામાં જ પેંડા છે એટલે પછી રૂપિયો પડ્યો હોય કે પેંડો ઘા કરી દે અને રૂપિયા ગજવામાં નાખવા માંડ્યા અને એમ કરતા આપણી જેવડા મોટા થયા ચારસો ત્યારે આપણને ખબર પડી યા ક્યા બાદ કરે સર્વે ગુણા હા કાંચનમ માં શ્રેન રૂપિયો છે ખાવાનું છે પીવાનું છે ગાડી છે લાડી છે વાડી છે પદ છે પ્રતિષ્ઠા છે આરતી પૂજા છે ભાઈ ભાઈ સલામ છે બધું છે પૈસામાં છે આવો ભાઈ બેસો ભાઈ બધી પદ પ્રતિષ્ઠા જાહો જલાલી જે કાંઈ ગણો પૈસો છે તો પૂછે નહીતર કોઈ પૂછતું નથી માટે પૈસા માં જ સગડું છે રૂપિયા ને અને એવો મહિમા સંભળો સમજાયો પછી જેવા રૂપિયા પાછળ પીડ્યા છે પાછું વાળીને જોયું નથી ગિરના ની ઉપર ચડવું હોય રૂપિયા માટે તો ચડે છોકરા અહીંયા રહી જાય માલતર છે એટલે ત્યાં પહોંચ્યો છે પિત પાપડા જેવી આંખીઓ થઈ જાય તો બાર બાર અઢાર અઢાર કલાક કામ કરે ઓવર ટાઈમ કરે રાજપાળી કરે ભૂખ્યા પેટે કામ કરે હાડકાનો માળો થઈ જાય તો બાર બાર રતલિયા ગોણ તોડવા માટે નાખે રૂપિયો પાછળ પડી જાય પણ હવે સમજો વાટ લે છે આટલો રૂપિયો છે મોટો પણ એ રૂપિયાથી બધું મળે કોન કહેતા હે કે હારે કોણ કહેતા હૈ દોલત હર ચીજ મી ધ્યાન સુન કહેતા હૈલત પૈસો કૌન કહેતા હૈ દોલત મી કોઈ નીંદ લાદે હમ રૂપિયો કે બિસ્તર પર સો હૈઘ નથી આવતી લાઓ ઊંઘ લાવી દો રૂપિયો બિસ્તર પર સોય હૈ પૈસા વાળા ઊંઘ આવે રૂપિયો પૈસો લાવી દે અરે એને જ ઊંઘ વડાડ્યું હોય ના મળે રૂપિયો ઊંઘ નહી લાવે રૂપિયો ખાવાનું ફર્સ્ટ ક્લાસ ફૂડ લાવી દે પણ ભૂખ કોણ લાવી દે પૈસા હોય ડાઇનિંગ ટેબલ ઉપર કેટલી વસ્તુ હોય પેટ ચોળીને ઉગાડું કરીને બેઠા હોય શું ખાશું તારા બાપનું માથું આખો દિવસ ખાય છે ભૂખ નથી ડોક્ટર સાહેબ કઈક કરો તો કે એરડીઓ પીતા જાઓ અને સવારે પછી કપડાં ઢીલા રાખજો બીજું શું અને થોડી સૂચ ફાકજો ને ગૌમૂત્ર પીતા જાઓ બકરીનું મૂત્ર પીતા જાઓ ન પીવા જેવું પીવે પણ રૂપિયો ભૂખ લાવતો તોય ડોક્ટર પાસે પછી પેટ ઉગાડું કરીને બેઠા સાહેબ આ ભાંભોડા જેવું થઈ ગયું છે રૂપિયો મટાડતો નથી ભૂખ ક્યાંથી લાવે एसी बारी है, बारी नी दिए रूपियो खरीद चार एसी जलता हो तो पर से उलूता रूपियो शांति न ला घर टी सेट टीवी सेट डीनर सेट आख घर में बधाने कलह कलह रूपियो मटाड़े રૂપિયાએ જ કલહ કર્યો હોય રૂપિયો આવ્યા પછી બે જ પંક્તિ પણ મને તેમ થયું આ કવિ જો મને મળી જાય ને તો એને બથમાં ઘાલીને બેટું નામ તો મળ્યું છે મને પણ એને કેવી ગજબની કંઈક સૂઝમાંથી એને પંક્તિ બે લખી હું તો સાંભળી કે વાંચી ત્યારથી આ ધ્રુજી ગયો આને આટલામાં બધું જ નાખી દીધું સાંભળવી છે અરે શું અફલાતુન એમણે એમ કીધું સાંભળજો નહી આજના ઇંગ્લિશ મીડિયાના જમાનામાં હવે કોઈને કવિતા સાહિત્ય માતૃભાષા ઇંગ્લિશ આવ્યું એટલે આ બધા અર્ધા ઉઘાડા મીડા રખડવા માતૃભાષાના ખોળામાં ભીણ્યો હોય ને એ અંગુઠો દેખવા ન દે ઈ માની કિંમત છે એટલે ઘણા કેતા હોય ને ઇંગ્લિશ ભાષા તો काम में आती है काम वाली है बराबर इंग्लिश भाषा काम वाली है जन्म देने वाली नहीं है वो काम वाली है जन्म देने वाली मां तो हमारी गुजराती है पहला कवि बेज़क पंक्तियों लखी ना हो जो कशू याद रखो मैं तो एक बार वाचीन याद रही अफलातून पंक्ति ना हो जो कशु तो अभाव नड़े छ મારી પાસે પૈસો નથી મારે ખાવાનો નથી મારા પાસે કપડાં નથી ના હોય જો કશું તો અભાવ નડે છે અને હોય જો બધું તો સ્વભાવ નડે છે આવી કવિતા માટે ના હોય જો કશું તો અભાવ નડે છે અને હોય જો બધું તો સ્વભાવ નડે છે અને સ્વભાવનું દુઃખ છે બીજું શું છે શ્રીમંતો ત્યાં પડ્યા રહેતા આજે સુખ પ્રભુ ભજો એવું છે કોઈ દુઃખ નથી પણ એક દુઃખ છે સ્વભાવનું અને સુખી થવા જ નહી તમે શીરો કરો તો કે શીરો કર્યો શિરો સ્વભાવ થવા દે સ્વભાવ સ્વભાવ હોય જો બધું તો સ્વભાવ નડે પૈસો ઘરને શેટ ન કરી શકે છોટો ને શેટ ન કરે વિખી નાખે પૈસો આવ્યા પછી જ વિખાય બધું નહીતર અડધો રોટલો બધા ચોથ્યો ચોથયો કરી મરચું ને છાશ પી અને તૂટેલી ખાલી માં સૂઈ રે એકબીજાના પગના ઠેબાય ખાય આપણે ગરીબ છે આપણે બીજું ન હોય ભાઈ આપણે કોને કહી આપણે આમ જ રેવાય અને આવ્યા પછી આ ઘરેણાનો ઘાટ તમે આવો કર્યો તો મારા માટે કેમ આવો ન કર્યો એટલે ઘરેણા નથી લુગડા નથી ગણા મળતા એ જોવો તમે ઘરેણા ની છો પણ સ્વભાવ નડે છે અને કલમ મટાવે નહીં શેર માટીની ખોટ હોય પૈસો લાવે એટલે સંતાન ન હોય એટલે મરી દાવ અમેરિકા સુધી ફાંફા મારીને આવે દવાખાના બધા ફરી ફરી નથી સંતાન થત પૈસો લાવી દે અસ્થમા થઈ ગયો એ પીડા નો દરદ તમે હોસ્પિટલા થઈ જાઓ દવા બરાબર કરાવો પણ દરદ અને પીડા પૈસો કાઢી દે ભાઈ અને છેલ્લે મોત આવે ત્યારે રૂપિયો અટકાવી શકે મોત હવે આંખ કાન ખુલ્લા રાખીને સાંભળો આ બધું અશક્ય છે ને મારે ચિંતામણી તમને સમજાવી છે બાની આની મારે પારાયણ નથી કરવી આ બધું અશક્ય છે ને દીકરો ના મળે રોગ ન જાય મોત ના અટકે કશું ના થાય શાંતિ ન થાય બધું છે એ જોગી સામી જેવા સંતની દુઆ મળે તો આ બધું અશક્ય છે હાજી સમજો મારે બીજી વાત કરવી છે આપણા વલ્લભ રાદડીયા ભૂતપૂર્વ વિદ્યાર્થી એના કાકાની દીકરી એમને તરઘડિયાના વલ્લભ રાઘવભાઈ સાથે પરણાવ્યા બે ત્રણ વાત કહીશ તમે જોજો આજ ભલે થોડું મોડું થાય મારે તમને કેવું જ છે કોઈ ના પાડે તોય મારે કેવું છે આજે મારે તમને પુરુષોત્તમની થોડી વાત કરવી છે આને પૂરી કરીને જ રહીશ તમે સાંભળજો વલ્લભભાઈ આ રાઘવભાઈ હીરપરાય સાથે એને પરણાવ્યા મહિનાઓ ગયા ખોળો ભરાણો સીમંત ઉજવાયો સાતમો મહિનો થયો દીકરીના પેટમાં કંઈક દુખાવો થયો હોસ્પિટલ દાખલ કર્યા ડૉક્ટરે કીધું બાળક મરી ગયું છે કાઢ પડશે અને પેટમાં એવો બગાડ થઈ ગયો છે હવે તમને કોઈ સંજોગોમાં કોઈ સંતાન નહીં થાય આશા છોડી દીધી આખું પેટ બગડી ગયું છે હવે નહીં થાય આ તમારા કોઠાની આ રીત છે આવી રીતે થશે એનો જોખમ તમને છે પછી ઘણી દવાઓ કરાઈ પંદર વર્ષ નીકળી ગયા પછી મન મનાવી લીધું કે આપણા નસીબમાં દીકરો કે દીકરી કાંઈક છે નહીં નિવૃત્ત થઈ ને પછી આવીને રાજકોટમાં આવીને મકાન રાખે ને રહેવાનું રાખ્યું પણ ગુરુકુલ નજીક પીડ્યું એટલે પછી ત્યાં આવે બેસે થોડી બેસે એમ કરતા કે બેસતા જાય એમાં જોગી સ્વામી ત્યારે સાજા એમનો પરિચય થયો સ્વામી પાસે બેસે અને જોઈએ રાખે બીજો કઈ સત્સંગ નહીં કાંઈ એટલે બીજી રીત રસોની કઈ ખબર પડે નહીં પણ એક જોગી સ્વામી છે પોતાને હવે તો બીજું કઈ આધાર નહીં એટલે શાંતિ મળે એટલે બેસે અને સત્પુરુષ છે એની પાસે બેસે શાંતિ થાય પણ રોજ ના બેસવાથી જોગી સામી ને મળે ને એટલે એકવાર એકલા બેઠા હોય છે એટલે જોગી સ્વામી કે શું નામ વલ્લભભાઈ ઠીક સારું છે ને આંખમાં પાણી આવી જ જાય સ્વાભાવિક છે એટલે કીધું સ્વામી આમ તો બધું સારું છે તો કેમ મોટું આવડું થઈ ગયું મારો કોઈ સંતાન નથી એમ ડોક્ટરે આવું કીધું છે ને એની પરિસ્થિતિ આવી છે અમારા ઘરના નહીં એટલે એમાં કોઈ થાય નહીં એવું છે એટલે મનમાં વ્યા કરે જો વલ્લભ સત્સંગી થા અમારા હેઠળ કંઠી પહેર પૂજા લે સ્વામિનારાયણ અરે મા બાપ તો પૂજા આપી કંઠી ધરાવ્યા પછી તો મહેલા ભજન કરવા થોડા મહિનાઓ જ્ઞાન સારા દિવસો રહ્યા પણ સાતમો મહિનો બેઠો જોજો સાતમો મહિનો બેઠો પેટમાં દુખાવો થયો સીધા હોસ્પિટલ લઈ ગયા ડોક્ટરે તપાસ્યું જલ્દી નિર્ણય કરો ગર્ભ અવિક્સિત છે વજન બહુ ઓછું છે બાળક આડું છે મરી જશે તો પછી બાઈને ખોઈ બેસશો માટે જલ્દી નિર્ણય કરવા અને નિકાલ કરવો જરૂરી છે તમે જલ્દી કહો તમે કયો કરીએ આ દોડતા જોગી સામી પાસે આવે સ્વામી આવી તો થયું આવું છે બાળક આડું પહેલાંની જેમ જ પાછું વિકૃતિ અને છોકરો સાવ સાત મહિના થયા તો અલ્પ વિકસ વિકસિત કહે છે જલ્દી નિર્ણય કરો આને કાઢી નાખવું પડશે નહીં તો બાય હાથમાંથી ખોઈ બેસજો સ્વામી હવે તમે કયો એમ કરો સ્વામી કે માળા તને ભગવાનમાં સાધુમાં વિશ્વાસ જ નથી ડોક્ટરને શું ખબર પડે તને મહારાજ દીકરો દેશે કાંઈ ચિંતા કરીમાં બેઠો બેઠો ભજન કરેવું કઈ હિંમત થી છે એ પછી ડોક્ટર ને કીધું કે અમારે તમારે દવા થાય કરો પણ અમારે નિકાલ નથી કરવો એટલે કે મૂરખામી કરો છો તમે બાય ખોય બેસજો તો કે ભલે ખોય બેસે પણ અમારે નથી કરવું એ દવા કરીને ઘરે લઈ ગયા બધી પીડા મટી ગઈ સિદ્ધાર્થ પટેલના દવાખાના દાખલ કર્યા એક મહિનો એક મહિનો વહેલો પણ તંદુરસ્ત બાળકનો જન્મ થયો સવા મહિને આવી જોગી સામીને દર્શને લાવ્યા પાંચમે મહિને જોગી સામીને કંઠી પહેરાવી અને બળદેવનું નામ પાડ્યું કર્મની રેખ પર મેખ મારે આ બાજુમાં રાજકોટ ની પાસે ખીરસરા ગામ છે સામચી બાપુ સ્વામી ના બહુ પ્રેમાળ હતા વારે વારે લઈ જાય સિંગ કરે મગબળી કરે પેલા શેરડી ઉત્સવ કરે આ બધો ઉત્સવ કરાયો સ્વામીને રાખે એમાં ખીરસરા માં ભાગવત સપ્તાહ આયોજન થયેલું એટલે સ્વામી પોતાની વાડી જ ઉતારી વાડી બહુ સારી બધી સરસ મજા ત્યાં જ ઉતાર્યા સંતો સાથે સ્વામી ત્યાં રે એમાં પાંચ સાત દિવસ વ્યા ગયા એક રાત્રે એની ભેંસ ને ગમે તે કંઈ ખાવામાં આવી ગયું કે જાનવર કરડી ગયું ગમે તે ભેંસ હાથ ની જેવી એનું દૂધ રો સંતોમાં વપરાય એની ભેંસ જતી થઈ ગઈ આંખના ડોળા ફાટી ગયા મોઢામાંથી ફીણ નીકળી ગયા જીભ બહાર નીકળી ઢમ ઢોલ જેવી થઈ ગઈ મરુ કે મરશે સામચ એ વારે વારે રૂમ બહાર આવે ને ભળી ભેંસ નજર કરે વળી પાસે જાય ને ભળી ભેંસ નજર કરે એ અર્ધેક ગજર ભાંગ્યો હશે અને જોગી ઉઠા આવીને કે બાપુ શું આટા ફેરા કરો છો તો કે સામી આ ભેંસ મરુ મરુ થઈ છે મા બાપ હાથની જેવી ભેંસ આવું એને ધૂ અમને તો પ્રાણી હોય તો હું મરી મારે લઈ જવાનું જલ્દી તમે સંતો છો તો એ પેલા એટલા માટે આવું છું સ્વામી કે બેટરી લે અને પાણીનો લોટો લે મારી હારી હાલ ઓલા તો ઢરડા વાળા રાહ જોવે છે મારી હારે હાલ એ રાઈના તારોલિયા ટમટમે છે જોગી સામે બેટરીના અજવાળામાં ભેંચની સામે નજર કરી બાપુ ને કે બાપુ હા જાજી ભેંચ શું કરે જોયા જોઈ ગયા ત્યાં તો બેઠી બેઠી વાગોળે સામી ભેંચ તો હાજી નરવી સાંભળ શામતજી જેનો દૂર શ્રીજી મહારાજજીમાં જેનું દૂધ અમે સાધુ જીમા એ શ્રીજી મહારાજ અહીંયા બેઠા હોય અને અમે અહીંયા બેઠા હોય અને એનું દૂધ પીને જો પીધું હોય બેઠા હોય ભેંસ મરી જાય તો શ્રીજી મહારાજ ની મારી બેપકાનંદ સ્વામી ફૂલમાળ ને બેઠી કરી હતી બોટાદ નાખી દીધું મચ્છર અણ ઘોડી બેઠી થઈ ગઈ નહી દાહા ખાચર રોયરો નઈ ગયા એટલે બેઠી કરી બાલ મુકુદાસ કોઈ ને ધામમાં જવું હોય બે સામે નજર કરે ધામમાં મોકલી દસ વર્ષે પંદર વર્ષે વીસ વર્ષે અરે પચાસ વર્ષે જે આ તને ઈચ્છા થાય તે ચાદર ઓઢીન હોઈ જાય છે તને મહારાજ તેડી જાય અમદાવાદ પાસે ચીખલોદ ગામ મહાનુભાવ મંદિર કરે બાજુમાં અંબાજી પટેલ ની વાડી ત્યાં નાવા ગયા નાતા નાતા બેઠા જેવા નહીં એમ થાય કે આવા લીમડા ક્યાંય જોયા સ્વામી ની લીમડા ઉપર નજર પડી સ્વામી થયો કે આ લીમડા મંદિરના કામમાં આવ્યા છે એટલે હરિભક્તો હાર્યા હતા એને કીધું કે ભાઈ આ લીમડા પટેલ આપે અંબાઈ દાસ દીકરાની જેમ ઉછેર્યા છો જેવા દીકરાની જેમ બાથમાં ભરી ભરી પાણી સીચી છોડવા પટેલે લીમડા ઉભા કર્યા સામી કે એમ પણ વાત કરવાનું શું વાંધો બોલાવીએ આવ્યા બેઠા સામી કે પટેલ હું કઈ ન અત્યારે પક્ષીને વધારે માળો કરવા નથી દેતો એમાં એને કરો અડવા દઉં વાત કેવી કરો દીકરા જેવા દીકરા જેવા ક્યાંક હરિભગત બોલ્યો સામી મા બાપ એને એમ જ હેતુ હોય કારણ કે એને કોઈ દીકરા નથી એટલે હેત બધું લીમડા ગળે શું કયો છો મહાત્માજી હા તું જેટલા લીમડા દે એટલા દીકરા મારો ઠાકોર તને દે હે જેટલા લીમડા દે એટલા ઠાકોર તને છોકરા દે પણ એક શરદ જેટલા લીમડા દે એટલા છોકરા ઠાકોરજી દે પણ અર્ધા અમારા અર્ધા તારા મતલબ અર્ધા સાધુ દઈ દેવાના એ સાધુ થઈ જાય સાધુ એની મેળે થઈ જાય તારે રજા લેવા આવે ત્યારે માથાકૂટ નહી કરવા એના છે એમ દઈ દેવા જેટલા દે એટલા છોકરા પણ અર્ધા અમારા ને અર્ધા તારા એ તારા ગ્રહસ્થ મારી વપરાતા વપરાતા પટેલે કીધું તમે તમારે વપરાતા જાવ ને લેતા જાવ લીમડા સાત લીમડા વપરાના સ્વામી કે હવે હાઉ તો પટેલ કે સ્વામી હાથના અડધા કેમ કરવા સ્વામી કે મારે તારે કરવાના છે જેને લઈ દીકરા દીધા છે ઠાકોરજી અડધા કરવાના છે કરશે અને કેમ થયું સાતમા દીકરાનો ચાલીસ વર્ષ ગ્રહસ્થ રહ્યા વૈરાગજ વર્ષ અમદાવાદ દેશમાં મંદિરમાં સાધુ રહ્યા અને પછી ભગવાન ના ગયા થઈ ગયા હાડા જે વસ્તુ કોઈ નથી કરી શકતું એ સંત કરે છે શા માટે એની પાસે ભગવાનની મૂર્તિ રૂપી ચિંતામણી છે એ ચિંતામણી થી કરે છે જે ચિંતવે આપે છે અશક્ય વસ્તુ છે લીમડા આપો છોકરા થાય ને પાછા અડધા થાય તમારે ઘણા ની ઈચ્છા છે ન થાય એમ ચિંતામણી છે એની પાસે એટલે થાય છે ને હવે સાંભળજો એનો અર્થ શું થયો કે આ બ્રહ્માંડ જેટલી સંપત્તિ છે એનાથી સુપર મૂલ્યવાન ભગવાન છે જે સંપત્તિ કાંઈ નથી બ્રહ્માંડ ની કરી શકતી એ ઠાકોરજી કરે છે માટે ઠાકોરજી મૂલ્યવાન છે મતલબ બ્રહ્માંડમાં કાળ માયાનો વિસ્તાર છે ને કર્મ નો વિસ્તાર છે એમાં કર્મની રેખ પર મેખ પડે છે ને એનો સીધો અર્થ એ થયો કે ઠાકોરજી છે કાળકર્મ માયાના નિયંત્ર છે એની દોરી સંચારથી કાળકર્મ માયા હાથમાં છે એનો અર્થ શું થયો આખી બ્રહ્માંડ નો માલિક એ છે કે ધણી નું ફેરવું કોઈ ફેરવી શકતા નથી આ માલિક થયો ને સૃષ્ટિનો બ્રહ્માંડ નો હજી થયો ને હવે સાંભળો પ્રથમ પંચાળાનું પેલું અને અંત્યનું ઓગણ શ્રીજી મહારાજે જે સુંદર વિચાર મૂક્યો કે ભાઈ જેમ કોઈ મોટો સાવકાર હવે મધુરમ મધુરમ મધુરમ મધુરા આદિપતે રખી લમ મધુરમ એવી વાત છો હા તમે થાક્યા હોય હું થાક્યો હોઉં પણ વાત મધુરમ મધુરમ મધુરા અધિપતે ઓગણ ચાલીસ નોજી મહારાજે જેમ કોઈ મોટો શાહુકાર ગરીબોને માટે પર પાણી રસ્તાઓ બનાવી આપે વૃક્ષો સારા વવડાવે અન્નક્ષેત્ર બંધાવે સરસ મજાના સદાવ્રતો બંધાવે नौकर चाकर ने सात मलनी हवेली जेवा बंगला बना आपे नौकर चाकर ने तो आ बढ़ू जोई पेलो विचार शरीब ने मेटे आटलू करू छे, तो ये घेर के समृद्धि हे તો આ બ્રહ્માંડ આ પૃથ્વી ઉપર તમે અમેરિકા વાળા જોઓ આઈના જોઓ લક્ષ્મી મિત્તલ જોઓ કે બીજા જે જે બધા સો કરોડના સો કરોડ પાઉન્ડના બંગલા ખરીદે છે અને છોડું ઉછળે છે એટલી સંપત્તિ આ બધા આપણે જોઈએ છે ને એ જોઈને આપણને આમ અધાધા અધાધા થઈ જાય છે ને તો આપણી જેવા રાક માટે જે પરમાત્મા આવા વિષય ભોગો રેચ્યા છે ઈ સહજાનંદ સ્વામીને ઘેર કેટલું હોય કે આપણે જેવા રાક માટે આવું કર્યું છે તો એને ઘેર કેટલું હોય સીધો હિસાબ બીજી વાત શ્રીજી મહારાજ કે પશુઓ કરતા મનુષ્યમાં સુખ વધારે છે મનુષ્યના સુખ કરતા રાજાનું સો ગણું સુખ વધારે છે રાજાને સો ગણું સુખ રાજાને કરતા સો ગણું સુખ દેવતાને દેવતાના કરતા સો ગણું સુખ ઇન્દ્રને ઇન્દ્રના કરતા સો ગણું સુખ બૃહસ્પતિને બ્રહસ્પતિના કરતા સો ગણું સુખ બ્રહ્માને કેટલું ગયું આપણા કરતા બ્રહ્માનું સુખ કેવું થયું આપણે આવા બંગલા આવું થાય આવું હોલ થાય તો આપણને થાય કે ઓહ તો રાજા ને એના ઉપર દેવતાન એના ઉપર ઇન્દ્ર એના ઉપર બ્રહસ્પતિ એના ઉપર બ્રહ્મા સો સો સો સો સો ગણા એ બ્રહ્માનું કેવું એને ત્યાં કેવું હશે હવે તો કલ્પના જ કરવાની રહીને આપણે આપણે અમેરિકા ગયા વગર કલ્પના નથી આવતી એક વાર કેમ થાય મારે હારે આપણે સાયકલ નાનાળામાં રસ્તામાં હાલી જતો ઉપર પ્લેન જતો હોય અને એને બધું ડીઝલ મોંઘું પેટ્રોલ મોંઘું કર્યું છે આટલું બધું રિમોટ ગાડી ફોરપાટ હાલી જતી હોય ઓપન થઈ જાય બંધ ખુલી જાય અરે જાત જાતનું માગો તે કલ્પ વૃક્ષ જેવા સ્ટોર ઘણા લોકો ટાઢું હવા ખાવા અડધો કલાક કલાક રખડી આવે હવે સ્ટોર બનાવવા વાળા ન ખબર હોય એટલા આવવાના છે પણ જોઈને ટાઢો થઈ જાય બોલો તો બ્રહ્મા નું તો કેવું હશે કૂતરાને ફેંકે એવું ભગવાન ની આગળ બ્રહ્મા નું સુખ છે એઠો કટકો ફેંક્યો તો એ સહજાનંદ સામી પૂર્ણ પુરુષોત્તમને ઘરે કેવું સુખ હશે એ બ્રહ્માની ઉપર શ્રીજી મહારાજ કહે વેંકટ નું અધિક સુખ છે એનાથી ગોલોકનું નું અધિક છે અને એનાથી અક્ષરધામ નું અને એના ઉપર અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ છે એની સ્વયં મૂર્તિનું સુખ કેટલું તો શ્રીજી મહારાજ કહે આ ચૌદ લોક એક બ્રહ્માંડ એવા અનંતકોટી બ્રહ્માંડ એ બધાનો સંજવારીથી વાળી ચોળી ખૂણે ખાચરીથી સાફ કરીને વિષય ભોગના જે સુખ કેવાય એને ભેડા કરવાનું ક્યાંય ખૂણે તરત એવું સુખ રહી ના જવું જોઈએ લોક નું એક બ્રહ્માંડ એ રોમમાં જેટલું સુખ છે એ લેવાનું અને એનો એક કરોડ મો એક કરોડ મો ભાગ ની બરાબર આ નથી આવી શકતું એવું ભગવાનની મૂર્તિમાં સુખ છે હવે એક બાજુ આ સુખ તો બીજી બાજુ સંસારનું સુખ કેવું એક કિલો ખાંડ નાખો અને પછી સાબરમતી ની અને એમાં એક કિલો ખાંડ જયારે દાણો અડે ત્યારે બહુ મીઠું લાગે બાકી તો રાડ ફાટી જાય એક બાજુ આવું સુખ વિષયનું સંસારનું અને એક બાજુ અતુલિત ભગવાન ગોપીચંદને ભરતુરી મીરાબાઈ રજવાડું મૂકીને ફકીરી લઈને એક લઈને નીકળી જાય છે અને એવો મહિમા સમજાય છે ત્યારે ઉદયપુર ના રાજકુંવરી જમકુબાઈ ઉઘાડે પગે સહજાનંદ સ્વામી ની ઘરડા મળવા આવવા માટે દોડી જાય છે શ્રીજી મહારાજ ત્યાં આવી ગયા પગે મહારાજ બ્રાહ્મણનું વૃદ્ધ રૂપ લઈ અને દીકરીને સાચોતા ભીક્ષાળે વાસણ માંજે નાનામ નાની કામ કરે એક દિવસ જીવુબા મહારાજે પૂછ્યું કે આ નવા મહેમાન આવ્યા છે એમનો સારા સાચવો છો ને અરે મારા સાચવાનું શું અમને સાચવે છે તો વાસીદુ સંજવારી નાનામ નાનું કામ કરે હે ઈ કોણ છે ખબર છે એને ઘેર તો દાદા ખાચર જેવા ગોલા છે આ રજવાડા છે ઉદેપુર ના રાજકુંવરી જમકુવાય છે આ અરે મહારાજ અમને તો શું ખબર હવે એ કામ નહીં કરવા દઈએ અમે એને મહારાજ કે તમે ના પાડશો પણ એ મહિમા સમજાણો છે એક લાધીભાઈ બેઠા બેઠા દર્શન કરે ટીવી આજે શોધાણો સહજાનંદ સ્વામી તો બહુ સેટ વેચ્યા છે બહુ સેટ વેચ્યા બઉ એને જોઈ અને લઈ જાઉટ એનટેના નો પેમેન્ટ લાધીભાઈ મહારાજ તો પછી સ્વધામ પધારી ગયા હતા લાધીભાઈ કીધું કે જમકું આ જરા છાણ કઉ છાણ લીપો મારે શ્રીજી મહારાજ ના જવું છે અરે માં મને તમને સોંપીને શ્રીજી મહારાજ ગયા છે અને તમે મને મૂકીને બીઆજો તું થઈ જા તૈયાર હા બે ચોકા કર્યો અધો અર્ધો મણ નો સોનું આખા લદાદ ભરા સુવર્ણના અને અગિયાર હજાર નગદ રોકડા રૂપિયા બાવીસ હજાર બાવીસ કોરી નેવું સોના મોહ સોળ ઘોડા સાત ઊટ કડા વેડ વીટી સોના ઘરે પચાસ પચાસ અંગરક્ષકો લગ્ન માટે પણ સહજાનંદ સ્વામી ફીતે પેલે દર્શને બધું ઉતારી ને સાધુ થઈને બ્રહ્માનંદ સ્વામી થઈને રહ્યા દિવસો ગયા વડોદરા થી લઈને આવ્યો દૂત કે ગાયકવાડ સરકાર આપને યાદ કરે છે 25 પરગણા બક્ષીસ એક તાજની ભરી કચેરીમાં ખુરશી એક કરોડનો નો રોકડ માગો તેવી હવેલી માગો તેવા બગીચા માગો એટલા હાથી ને ઘોડા અને માગો તેટલા સેવકો માગો તેટલું નજરાણું તમે ગાયકાડ સરકારમાં આવી રાજકવિપદ શોભાવો જે સહજાનંદ સ્વામી પાસે આટલું મૂકીને આવ્યા છે કોથળા પેરતા કોથળા કાચા લોટના ગોળા કઈ જાય ને માણસ પણ આવો ખરી તો સ્વામી ની પાસે બેઠો છું આયા જે પામ્યો છું ક્યાંય પામ્યો નથી મારે કઈ જોતું નથી કેમ એવો મહિમા સમજાણો છે ત્યારે શું થાય છે એમાંથી મહારાજ કે જ્ઞાનાંશ વૈરાગ્ય પેદા થાય છે એ વૈરાગ્ય એવો છે કે પછી ઓલાયો ઓલાતો નથી વળવા વીજળી પાણીમાં પણ ઠરતો નથી એમ સંસારમાં રહી નહી પણ એને પછી કોઈ વિષયો નથી પણ જેમ કાગદી લીંબુ બહુ હજી મીઠી વાત છે થોડી કાગદી લીંબુ ચૂચા હોય અને દાંત અંબાઈ જાય દસ પંદર કાગદી લીંબુ ચૂસી ખાટા દાંત અંબાઈ ગયા ક્યારેક જોયું છે શેકેલા ચણા ચવાય નહીં રાંધેલો ભાત પણ ચવાય નહીં ભૂખ્યો થયો હોય તો ભાત ગળી જાય પણ ચાવી શકે નહી ભગવાન ગળી જાય પણ વિષય ભોગવી શકે નહીં આ મહિમા નો વિચાર છે એ મૂળજી બ્રહ્મચારી ઘરે હતા મચ્છ એનું વતન યજમાન કાર્ય કરવા પિતાએ મોકલ્યા દીકરીને તેડવા માટે ગયા તેડીને પાછા આવતા ધર્મશાળામાં રોકાયા રાત્રિ થઈ પરણેલી બાઈ હતી વિકાર જાગ્યો મૂળજી બ્રહ્મચારી બારે સુતા અંદર જ સુડાયો હું અહીં બહાર બેઠો છું ને તમારે જરાય ભય રાખવાની જરૂર નથી ઓલી શરમાઈ ગઈ પાછી ગઈ ફરી પાછી વાસણા કીડો સળગ્યો આવ્યા જ્યાં હાથ અડાડ્યો બ્રહ્મચારી કહેવા તમારે જરાય ડરવાનો નહીં બેન તમે અંદર દેશો અખંડ રહ્યા કેમ એની દાઢો અંબાઈ ગઈ આવો મહિમા સમજાય ત્યારે વચનમાં કીધું ને આ લોકો ના કોઈ પદાર્થમાં એને ક્યારે પછી મોહ થતો નથી એક વાત શ્રીજી મહારાજ કે આવા મૂળજી બ્રહ્મચારી ગુણ કેમ વર્તે છે મોટા પુરુષ અને ભગવાનમાં નિર્દોષ બુદ્ધિ રાખે એને આવા બધા ખુદ નો પ્રત્યક્ષ નો બતાવ્યો કે સમજે છે કે આકાશ સરખા નિર્દય નિર્લેપ છે એવો ભગવાનનો મહિમા સમજ્યા છે સાથે એવી ગુણમય બુદ્ધિ છે બધા સારા ગુણ હોય પણ અવગુણ જોનાર દ્રષ્ટિ હોય ને નિર્દોષ ન થાય એટલે બહુ મોટી ખામી છે એટલે મોટા પુરુષોમાં સાધુ પુરુષોમાં નિર્દોષ બુદ્ધિ ભગવાનનો આવો અનન્ય મહિમા અને મન દઈ દેવું કેવી રીતે ગજા પતાકા પવનમાં જેમ ફરકે એમ આમ ફરકે જેમ પવન હોય એમ માલિક વર્તાવે એવી રીતે નિવૃત્ત થાય છે આપણે આ વાત કરી પણ ભક્તિ માર્ગે વાત વિશેષ લીધી ઉર્ધ્વરેતા આ માર્ગે પણ થાય છે યોગ માર્ગે પણ થાય છે ભગવાનનું સ્વરૂપનો મહિમા પણ આવ્યો કે વ્રજનારીઓની સાથે વિહાર કરવા છતાં યોગ કળાએ કરીને ભગવાન નિરેપ છે ભગવાનનું એવું એવું અદ્ભુત સ્વરૂપ છે એવા નિર્લેપ છે એવો મહિમા એકસો એકતા થતા અ કરતા એવા ભગવાન નિર્લેપ છે એવો ભગવાનનો મહિમા છે આપણે ભગવાનનો મહિમા સમજીને પાર ઉતરવાનું છે મહિમા સમજવાની એક વાત કહીને પૂરું કરી દેસ પછે ગામ છે ત્યાં હરજીવન વૈદ વૈદ બ્રાહ્મણ પુરાણ સાહેબ ઓળખે એ હરજીવન વૈદ બહુ સારા બ્રાહ્મણ બહુ સારા હરિભગત એને કટાસણ ના દરબાર એને શું થાય કે એના રાણીને દિવસોરીયે પણ બાળક પેટમાં મરી કાચે અવસેરે નીકળી જાય કોઈ સંતાન ઉજરે નહીં ઘણી દવાઓ કરી પણ સગર્ભાવસ્થા થાય પણ બાળનો ઉછેર ન થાય પૂરા દિવસો ન થાય એમાં કોઈએ કીધું કે હરજીવન વૈદ છે એ બહુ સારા છે બ્રાહ્મણ છે સત્સંગી છે તમે એમની દવા કરાવો એટલે હરજીવન વૈદને એ પાસેથી દવા લીધી હરજીવન વૈદ પણ એવા સારા સત્સંગી એવા પવિત્ર બ્રાહ્મણ દવા આપી અને એમને ત્યાં પારનું બંધાયું નવ મહિને પૂરી રીતે કેલ કું જેવા દીકરાનો જન્મ થયો કટાસણ ના દરબારો હરજીવન છો બ્રાહ્મણ છો મારે મન તો હવે દેવતા છો તમે આવો અને મારા દીકરા માથે હાથ ફેરવી જાઓ એટલી મારી ઈચ્છા છે વૈદ કેવું આવીશ તમારું કામ થઈ ગયું મારે કેટલાય દર્દીઓ હોય બધી પ્રવૃત્તિઓ હોય મારા સત્સંગ વધારે મને રસ હોય એમાંથી નવરો પડવું ભજન ક્રિયા કરવી આ તે બધું આવીશ હવે તમારે કામ થઈ ગયું પછી શું છે તો કે નાના તમે એકવાર મારા કુંવરને હાથ ફેરવી જવાના આશીર્વાદ દઈ જામ આવી જરૂર આવી મીઠી માગણી દર વર્ષે યાદી આવી કે હવે તો ભાઈ સાહેબ આવો અને રાજકુંવરને જરા માથે હાથ ફેરવી જાઓ મારો વારસ કહેવાય મારો કાળજાનો કટકો કેવાય મારી ઈચ્છા પૂરી કરો હરજીવન વેદ કહેવાય આ બહુ આવ્યું છે માગણી લીધો પૂજાનો ખલીચો અને નીકળ્યા પછી ગામથી કટાસણ જવા લીંબડી સ્ટેશન લીંબડીના બસ સ્ટેશનમાંથી બસ પકડીને કટાસણ જાઉં જોઈજો ધ્યાનથી વાથાં મળજો સુરતા બરાબર બરાબર આમ નીકળે લીંબડીના બસ સ્ટેન્ડમાં ત્યાં એક બાકડા ઉપર એક બ્રાહ્મણ બેઠેલો આમ લાલ કમચું નાખેલું વિચિત્ર માળાઓ પહેરેલી મોટું કપાળમાં આવડું ટીલું અને આમ જેવા નીકળ્યા ત્યાં એને દૂરથી ગયું એ ભાઈ અહીંયા આવો અહીંયા આવો તમે છો દરબારના કુંવરના આશીર્વાદ દેવા તમારી પાછા હવે તમે જતા નહી શું વાત કરો છો હા રાજકુંવર મરી ગયા સવારે તમે જતા પણ હરજીવન વૈદ ને એમ થઈ ગયું માળું હું છું કેમ પડી દરવાનો કુંવર ગુજરી ગયો છે અને મેં દવા કરી છે અને હું કટાસણ જાઉં છું એ આટલા બધા કેટલા માણસો રખડે છે આને ખબર કેમ પડી ગઈ એટલે હરજીવન વૈદ કે ભાઈ તમે કટાસણ ગયા તા તો ના હું કટાસણ ગયો નથી મને એ કઈ ખબર નહી તો તમને ખબર કેમ પડી કે હું એ છું ત્યાં દીકરો હું કટાસણ જાઉં નહીં મારે દરબાર તમારી સામે જાઉં તો મને એ ખબર પડે તમે હું કરવા જાઉં છો તો એવું કેવું કે મારી પાસે એવી તાકાત છે અને મારી પાસે તાકાત છે એટલે મને ખબર પડી જાય હું કટાસણ ગયો નથી પણ આ બેઠા બેઠા મને ખબર પડે દીકરો મરી ગયો છે અને તમે સામું જો ખબર પડી જાય તમે હું કહો છો કેમ છો એ બધી મને ખબર પડે કાંઈ પૂછવું ના પડે મારે એવું હા એ મારી પાસે તાકાત એ પછી બોલ્યો ભાઈ બોલ્યો એ મારી પાસે તાકાત છે એ તમે આમા ગમે એટલી કરો તો તમારી પાસે એ તાકાત આવે નહી એટલે આને એમ થઈ ગયું કે મારું આવું એની પાસે શું એટલે કીધું ભાઈ તું બ્રાહ્મણ લાગે તો હું બ્રાહ્મણ છું હું બ્રાહ્મણ છું મને માંડીને વાત તો કર તારી પાસે આવી હું તાકાત છે તો કે જો ભાઈ થોડા છે કેમ હું છે ને હું હરિજન ગોર છું અને ગરોડો છું બોરણા પાસે જામડી ગામ રહેવાસી છું તો તમારું નામ તો મારું નામ વીરો પંડ્યા હા હા બરાબર છે બરાબર હું હરિજન ગોર છું ગરોડો છું તમે છેટા બે છો તો તમારી પાસે આ તાકાત ક્યાં એ તમારે જાણી શું કરવું છે તો કે ના હવે તમે બ્રાહ્મણ હું બ્રાહ્મણ મને તમે આટલું બધું આદર કર્યો મને તમે વાત નહીં કરો ભલા તો કે એમાં એવું છે વૈતાલ વશ છે પ્રયત્ છે મારી પાસે એ વૈતાલ મને આ બધું બતાવે વેતાલમાં આમાં શ્રુતિનારા આવું એટલે ફળ વિધિના સેકન્ડ આ બધી વસ્તુ મને બતાવે મારી પાસે વૈતાલ વિદ્યા છે કટાસણ ગયા બસ બાંધી ગયા જ્યાં ગયા તો બાઈક પાણી પરોશી બેઠેલી તેને કીધું કે આ કેમ આમ સુનકાર છે તો કે બાપા રાજકુવર ગુજરી ગયા છે આખું ગામ શોક છે વર્ષો પછી દીકરો પાંચ વર્ષનો દીકરો ગુજરી ગયો કુટુંબમાં મારું આને થઈ ગયું કે વાલાની વાત સાચી મનમાં વિચાર આવ્યા રાખે ઈ એક હરિજન નું ઈ મને એમ કીએ કે મારામાં જે તાકાત હોય बहु माठू लागियो मठू लग यू गरोड़ू मैं एम कही जाए कि मरा ता हो आ तो मेणु कहवा घरे जावा बदले जामड़ी गया આને તો ભાઈ હરિજનનો ઘરોડો નહીં એને ત્યાં આવે એનો તો બહુ થઈ ગયું કીધું કેમ ભાઈ હા સાચું છે હું તમને હાથ જોડું છું પણ હું છે ને તમારી પાસે જે વિદ્યા છે એની મારી વિદ્યા જોઈશ તમે મને મેણું મારી જાઓ કે તારી પાસે વિદ્યા એ મારી પાસે નહીં મને એ વિદ્યા તમે આપો भाई वैताल वश करने प्रेत विद्या ले सार आ मंत्र लखी गो आटला जाप करवा बराबर आटली आटली पूजा सामान हडका फलाणु आतरु आप शिंगड़ू आप ना આવા પ્રકારનું લુગડું કાળું લુગડું લાલ લુગડું હવે મંગળવાર ને રવિવાર ગોતવાનો આ બધું તમને ચોખું નથી કહી દે નહી તમે આમાં કોક કરો પાછા હા મંગળવાર ને રવિવાર ગોતવાનું હા એ દિવસે કોઈ ઢોર મરી ગયું હોય અને એનું આખું ખાલી ખોખું પીળ્યું હોય એ ખોખામાં રાત્રે બેસવાનું આ બધું પાથરી અવાબરૂ હો જંગલ હો મશાન જે હોય મરેલું ખોખું હાડકાનો માળો ગાય ભેજ બળદ જે કાંઈ એવા ઊંટ્યા જે કાંઈ મરી ગયા એના ખોખામાં એમ બેસી આ પાથરવાનું દક્ષિણ દિશા તરફ મુખ રાખવાનું આ પૂજાપો આટલી બધી વિધિ કરવાની અને આટલા જપ કરવાના जब पूरा आटे भयंकरी दखी लक्य बोली नाजे पैताल ते मरी पी तू कोई सा બધું તને પહેલા મંગળવાર રવિવાર વારે વારે ખોખું મળે નહીં પણ વન વગડે બધી રખડિયા રાખે કોઈ પૂછે તો એમ કે અમે વૈદ કેવાય એટલે ઔષધ ગોતવા જવું પડે સાચી વાત કરે નહીં અને વાત એ સાચી વૈદ તો વન રખડતા જ હોય ઔષધ માટે એમાં એક ઢોર મરી ગયો નાખી દીધું થતા થતા હરજીવન વૈદિક શુદ્ધ સત્સંગી બ્રાહ્મણ સ્વામી નારાયણ અઠંગ ઉપાશી વિશુદ્ધ દિલ માણસ રાત્રે મળદાના ખોખામાં બેઠો કથાણું પાછર્યું છે અને સામે પૂજા મંત્ર કર્યા ચાલુ અર્ધેક રાતનો ગજર ભાંગીને એક ડોટ થયો હશે જેવા મંત્ર પૂરા થયા વહેતા હાજર પણ भला मानस त आम आम आम आम ने पा हाथ राखी मैंने वहां देभ मेरे हामू के तारा थी नाज छू मैं शू बगा मारा के हरजीवन सांभी ले तो साच दिल एक सत्संगी छो शुद्ध हृदय पान नी भूख नहीं की तू भूख साभु उपासना वालों अठंग हरिभगत छीरा पंडिया मेणु मरू एम अवड़े रस्ते चढ़ी गयवान ने मूक ने अमा ज भूत पड़ पड़ो સાંભળી લે હરજીવન હું તો તારા દિલને જોઈને કઉ છું તું માન ભૂખ્યો પાન ભૂખ્યો જગતમાં ફેલાઈ જવું અને પરચા ચમત્કાર કરીને પૂજાવું એવો દિલનો નથી તું તો મોક્ષ માટે પ્રભુને ભજનારો છો મોક્ષને માટે સાધુને સેવનારો છો તું મૂળે જીવ અમારી લાઈન નથી એટલે તને બે સલાહ વેણ કહું છું બાકી તારી ઈચ્છા હોય તો પછી હું કઈ નહીં બોલું તું માગી આપી દઈશ પણ સાંભળ હરજીવન હું વિદ્યા આપીશ એટલે તું સિદ્ધ થઈને પૂજાઈશ લોકો હજારો તારા પગ પૂછશે ખબર પણ નહીં પડે કારણ કે તું એક તો સત્સંગી છો બધા એમ માનશે કે આને ભગવાન તરફથી વિદ્યા મળી છે તને કોઈ એમ નહીં કે આ કઈ વિદ્યા છે બહુ પ્રતિષ્ઠા મળશે પૈસો મળશે સન્માન મળશે પણ હરજીવન કલ્યાણ બગડી જશે એની ચિંતા ન થઈ તું ક્યાં જઈશ મરીને અમારી પંક્તિ માં આવીશ તને સંતોના વેણ યાદ ના આવ્યા અને હરજીવન બોલ્યા ભૂલો ભૂલો અને ફરીથી ભયંકર અટહાસ્ય કર્યું ચિબરીઓના કાળા કડકડાટ થઈ ગયા વનના પક્ષીઓ ગર્જના કરવા માટે રાત જાગી ગઈ એવું પ્રેત અટહાસ્ય કર્યું હરજીવન કબૂલે છે ભૂજો હા હું ભૂજો છું સાંભળી લે અૈયામાં કોત્રી રાખજે તું જે તારા પ્રભુના નામનો જપ કરે છે એ ખાલી નામ નથી ખાલી મંત્ર નથી એ મહામંત્ર છે એ મહામંત્રને મૂકીને તું ભૂત પાછળ પડ્યો અને કાન ખોલીને હરજીવન સાંભળી લે તને જે સત્સંગ મેળ્યો છે અને તને જે પ્રભુ મેળ્યો છે નામ નથી બોલી શકતો તને જે સત્સંગ મેળ્યો છે અને તને જે પ્રભુ મેળ્યો છે હરજીવન કોઈને ન મળે એવી સર્વોત્તમ વાત તને મળી છે અને એ મૂકીને તું અમારી પાસે આવ્યો અને હરજીવન થઈ ગયું આંખમાંથી પાણી આવી ગયા અને સ્વામિનારાયણ બોલ્યા ભયંકર કડાકો થયો અને ધુમાડાનો ગોઠો થઈને વૈતાલ અદ્રશ્ય થઈ ચોધારા સુ રડે શ્રીજી મહારાજને કે મહા પ્રભુ અનન્ય આશ્રય નો ભક્તિ કરનારો મેં અન્યાશ્રય કર્યો જે મુખેથી સ્વામિનારાયણ ના જાપ જાય મોઠેથી મેં પ્રેતના મંત્ર જ प्रभु मैंने माफ कर प्रभु मैंने पासो खोड़े लाइ ले, ले मार कल्याण वगड़से लई ले, ले आखी रात रड़ता रहा पश्चाता शेकाया हरिजीवन फरी शुद्ध थे स्वामीनायण ने भजता था એ હરજીવન વૈદ ના મિત્ર વજુભાઈ એ વજુ બાપાના કદાચ પુરાણી સામે બધા ઓળખતા છે હરજીવન વૈદ પણ એ આવા મહામોલા સ્વામી નારાયણ મને તમને મળ્યા છે પણ થાય છે કેવું સ્કૂલ ની અંદર શિક્ષક નાના બાળકોને વ્યાકરણ શીખાવતા બધું શીખવતા હતા વ્યાકરણ એમાં એ એક વાક્ય લખ્યું મગને આઈસ્ક્રીમ ખાવાની ના પાડી છોકરાને પૂછ્યું આમાં મગન શું છે એક છોકરો ઉભો થઈને સાહેબ એ મૂર્ખ છે આઈસ્ક્રીમ ખાવાની ના પાડી મૂર્ખ છે કરતા મારો બોલી આઈસ્ક્રીમ ખાવાની ના પાડેવાયજાન ભજવાની ના પાડીએ છીએ વિષયોમાં મન નાખીએ છીએ ધર્મ મર્યાદા લોપીયે છીએ ન કરવાના કામ કરીએ છીએ અને અનન્ય પણ સહજાનંદ સામે નથી ભજતા તો મનુષ્ય દેહ मनुषदेह देह महा पदारथ है पारस खानी कहे कबीर सुनो भाई साधो संत वीर लाए जानी રામ જબ લગ હે દાના પાની શ્રીજી મહારાજ કરે કે આપણને એવો મહિમા સમજાય અને ભજન કરતા કરતા આપણે એની પાસે પહોંચી જાય એવી કૃપા કરે એવી પ્રાર્થના સાથે વીર મુ છો સહજાનંદ